ણવ સુદર રૂપ અનુપ જુગલ ચરણે લો પ્રેમ સખી નાથ રહો ઉર માર મીરે મન મારુ મું મધરણી હાથ મવો તારું જળ સુંદર ભાલ તિલકરૂલા તારા વામ કરણમાં તિલ તીણે મનડા વામ એટલે ડાબો म एट डाबो कान वाला तारा वम करण करण एट करण एक श्याम तिल डाबा कानी अंदर नी बाजू बराबर वच्चे गोड़े ये गोलाई मोज नो तील मनड़ा हरिये लोल एम प्रेमान स्वामी कहे शारीरिक चिन्हों गुणदोष वर्णवता ग्रंथों में एवं जवा कि जेना डाबा कान में बराबर वच्चे તલનું ચિન્હ એટલે તિલનું ચિન્હ હોય કોઈની અવગુણ સાંભળવા ગમે તો સજાનંદ સ્વામીના એ ડાબા કાનમાં શ્યામ નાનકડો તીલ છે અને એક્ઝેક્ટ સંતોએ શ્રીજી મહારાજની જે બધી પ્રકૃતિનું વર્ણન કર્યું છે એમાં લખ્યું છે કે શ્રીજી મહારાજની પાસે કોઈ જો અવગુણની વાત કરતું કોઈ સંત વિશે કે કોઈ હરિભક્ત વિશે જો કોઈ અવગુણની વાત કરે તો શ્રીજી મહારાજ અત્યંત તિરસ્કાર કરીને એનો અનાદર કરતા જાઓ ભાઈ જાઓ જાઓ એ વાત મૂકો એમને સાંભળવું ગમતું નહીં એટલે બહુ સરસ છે શ્રીજી મહારાજની ટેવ છે ગુણ જોવા અને એમાં એક ખાસ मन विशेष स्वभाव है पेला ये जुए थे कि एना सारा गुण के तो तरत पहचार महाराज ने यह आ सारा गुण के सारा कर्म के अपन ने कोई मे अपन पहचार दुर्गुण पर जाए આ પેલા ખરાબ કેવો છે એના દોષ પેલા આપણને દેખાય શ્રીજી મહારાજને પેલા ગુણ જોવાની ટેવ છે અને અવગુણ ભૂલવાની ટેવ છે બહુ અદભુત આ એક મહારાજ સ્વાભાવિક પ્રકૃતિ છે કે જેનું કઈ વર્ણન ના થાય આટલા આટલા હરિભક્તો આટલા આટલા પરમહંશો દાદાના દરબારમાં કેટલાયની આવન જાવન કેટલાયના સ્વભાવ ચિત્ર વિચિત્ર હવે એ જો બધું સાંભળવાનું કહેવા રે તો આખો દિવસ કૂથલી ખૂટે બીજાનો છોડો જીવાખાચર છે દાદા કાકા એની જે જે હરકતો છે એટલાનો જ જો વિચાર કરે ને તો આખો દિવસ એની જ કથા ચાલે પણ શ્રીજી મહારાજ એ કંઈ જોતા જ નથી વાત એ જો બીજાનું જોવા બેસીએ ભજન ક્યારેક કરીએ આપણે ભજન નથી થાતું ને એ બીજાનું જેટલું જોવા માં સમય નાખીએ છીએ ને એટલો ભજનમાં નાખીએ ને તોય ઉદ્ધાર થઈ જાય એવું હોય છે આખો દિવસમાં આપણે બીજાની કેટલી કૂથલી કરતા હોય થોડુંક તમે આ સમજવા માટે જીવા બાપુ જે નડ્યા છે એનો ખાલી તમે આમ વિચાર કરો એના થોડા થોડા પ્રસંગો તમે જુઓ કે એના ઉપર આપણને કેટલો દ્વેષ થાય પણ શ્રીજી મહારાજને કંઈક નજરમાં નથી આવતું એભલબાપુનો અંતકાળ છે હું બધું ટૂંકમાં થોડું થોડું લઈ લઉં છું એટલે તમને સમજવામાં સરળ પડશે અને વિષય વસ્તુ સ્પષ્ટ થશે કે મહારાજની સ્વાભાવિક પ્રકૃતિ કેટલી ગુણમયી છે ગુણગ્રાહકમય છે અને એનો આખરે ફાયદો આપણને જ છે कारण कि आप गुण जो जो बेसे तो आप पत्त पत्त लगे नहींवलबापू अंत काल श्रीजी महाराज बाजू में बैठा है ऐवलबापू कहे महाराज ने महाराज अमारी तमाम समृद्धि तमाम मिलकत जड़चेतन तमाम पदार्थों बधु तरु आज हूँ तुम सौंपी दऊँच એમ કહીને દાદા ખાચરનો હાથ લઈને મહારાજે શ્રીજી મહારાજના હાથમાં સોંપ્યો આ સમત મારું બધું જ હું તમને આપી અને જાઉં છુલ્યો જય સ્વામિનારાયણ કહીને હેવલ બાપુએ દેહ છોડી દેતા આ વખતે જીવા બાપુ હાજર છે અને એને મનમાં એમ હતું કે મને કેમ સોંપ્યો નહિ દાદો મને સોંપ્યો હોત તો હું બધું જ કબજે કરી લે એને મિલકત ઉપર ડોળો હતો એબલ બાપુ તો બહુ જ મુખ છું મહારાજને ઓળખી ગયેલા એટલે બધું જ દાદા સમુ એમને સોંપી દીધું જેવા બાપુને થઈ ગયું ભાઈ મારા હાથમાં આવે આ જ્યાં સુધી છે એટલે ત્યારથી જ મનમાં એક બહુ જ એક આંટી પડી કેમ હજી આમાંથી મને મળી જાય મળવાની લાલસા અને બીજી દ્વેષની ભાવના પેઠી ગઈ મને એવું લાગે વિચારતા કે મારો વિશ્વાસ નહીં ઘણું બધું તમારા સંસારમાં હોય ને એવું બધું થઈ ગયું દાદા ખાચર ગામ માંડવધાર પણ હતું માંડવધાર સીમાડે એક ખેતર હતું એ ખેતર બિલકુલ રામપુરા ગામને સીમાડે હતું રામપુરા ગામ બદલીવાળા ભાણખાચરનું હતું એટલે ભાણખાચર એમ કહેવાય કે આ જે માંડવધારનું છેલ્લું ખેતર છે એ મારું છે દાદા કે મારું છે એટલે એની તકરાર ચાલતી એટલે એ ખેતર કહેવાતું દાદા માણસો વાવી આવે તો ભાણ ખાચરના માણસો આવીને એના ઉપર હળ નાખે અને ભાણખાચરના માણસો વાવે તો દાદા ખાચરના માણસો જઈને એના ઉપર હળાકી નાખે આવું ચાલે રાખે જીવાબ આપું પછી ભાણખાચર ભી વાળા થોડો ટેકો આપે કોઈ ઠરવા દે નહીં એને ચડાવ્યા રાખે થોડું આમ કરશો ને તો તમને મળી જાય છે ખેતર મળી જાય છે જ કહેવાય તમારે લઈ જ લેવાય આવું બધું બહુ કરી રાખે બધું મહારાજ જાણે છતાં કંઈ બોલે નહીં શ્રીજી મહારાજ કે દાદા આ કેટલા વર્ષ આમ ખેતર પડ્યું રહે બાજરો વાવી ગયો હરિભક્તોના કામમાં આવે અને વવરાયો અને બસો ભરીબંધુ કે મહારાજે રક્ષામાં મૂક્યા બાજરો બરાબર પાક ઉપર આવ્યો ને દોઢ દોઢ ડુંડા થઈ ગયા ઉટ્યાઈ દેખાય નહીં એવો બાજરો જેમો દેશી સરસ મજાનો અને ભગુજી સમેત બધા છે ભગવાન જે લીલા કરે શ્રીજીની બરાબર બાજરો પાક ઉપર ને કોઈક ઉત્સવનું બહાનું લઈને બધા પાર્ષદોને બોલાવી લીધા અને ભગુજી સમેત બાર જણા ને રાખ્યા જીવા બાપુને ખબર પડી આકડે મત હવે આ ખેતર પડાવ્યા જેવું છે ભગવુજી હવે જોઈ લે સમાચાર આપ્યા છે ને એમને ખબર મત તારો પાંચ પાંચ છ છ હાથ પૂરા આદમી સંધિ માણસ દોઢસો બસો માણસો લઈ અને લાવ લશ્કર આવ્યું ભગુજી ને બધા સાવધાન થઈ ગયા આ તો બધું ટૂંકમાં જ લઈ જયંકર પછી યુદ્ધ થયું ભગુજી એ સાવધાની વાપરી ખબર મતાર અને ઘોડા સહિત કાપી નાખ્યા ભગુજી એને બધા લોકો માંથી કેટલાય કપાઈ ગયા કેટલાય હાથ કપાય કેટલાય પગ કપાય ગયા બધા એ વખતે ભગુજીને પણ છાતી ઉપર લાંબે પટ્ટે તલવાર નો ઘા થયો એ ઘાત હાથ તો નહીં પણ ભગુજી કે તને મનમાં રહી જાય છે ખબર એ મેં ભગુજીને ઘા માર્યો નહીં તારે તારી જનતાનો દૂધ ધાવ્યો તો પેલા ઘા મારી લે એટલે તને મનમાં ન રહી આવા સુરવીરો ક્યાંથી તને એમ ન થાય કે હું ગયો ને ખાલી આવી પછી જો તું મારી રમત બોલો એને ઘા માર્યો ઝીલ્યો વાગ્યું પાઘડી બાંધીને ફેંટો બાંધીને કસકસાઈને પછી કે પિંજારા આમ ઘા ન કરાય ઘા આમ કરાય એમ જે મારી હતી એને ઘોડાને બેને કાપી નાખે અને એવે હાથે પછી એને જે વાયડું છે બાજરાની જગ્યાએ દાંડર વાયડું પછી જે ભાગ્યા છે બધા પણ ભગુજી ગવાયા પાર્ષોદો એને જોડીને ઉચકી લાવ્યા મરણતોલ ઘા છે વાસુદેવ નારાયણના ઓરડામાં રાખ્યા પાટાપિંડીથી અઢાર ટાંકા આવ્યા દેશી જમાને કેવી રીતે લેતા છે તો કલ્પનાનો વિષય છે વાળન લોકો હોય એ મલમપટ્ટી કરતા હોય નગારા વગાડવાનું સદંતર મહારાજે આરતી વખતે પણ બંધ કરાવ્યું કારણ કે સુરવીર છે ઢોલ નગારા વાગે ટાંકા ભગવજી તોડી નાખે ઢોલ વાગે તો આપણે કોઈ ઓથ ગોતી કાંઈ ન મળે જાજરૂમ ગીરી જાય અને આ સુરવીરો છે એ બહાર નીકળી જાય એને પૂરવા પડે ઢોલ નગારા શંખ ભેરી બધું બંધ કરેલ પાપી વિચાર તમે જોવો જીવા બાપુનો કે ભગુજી મરવો જોઈએ શ્રીજી મહારાજ ભગવાન માં રોજ સવારે પગે લાગવા આવે એને દર્શન કર્યા પછી પાણી પીવા પછી અંજળ લઈએ અને એમણે પેલા વાળનને પૈસાની લાલચ આપીને ફોડ્યો પાટો બદલે એમાં કબૂતર ની ચરક ભરી દેવાની એટલે ઘામાં કાળી બળતરા થાય અને ઢોલ નગારા સાથે વગાડવાના ઝાલ ડંકા નિશાન એટલે ભગુજી ને સાથે ઉભા થાય બધા ટાકા તૂટી જાય ને ભગુજી વૈયા જાય અને આવું કર્યું પાટો બદલાયો ચરક નાખી અને થોડી વાર થઈને કાળી બળતરા ઉપડી અને પછી સેવામાં પાર્સદો હતા અને ભગુજીએ કીધું મહારાજે જલ્દી બોલાવો અને કાળી બળતરા થાય છે એકદમ દોડતા મહારાજ આવ્યા મહારાજે પાટો તરત ખોલાવી નાખ્યો બધું જાણે જ છે ને બધા હાજર થઈ ગયા મહારાજે જોયું ખોલ્યું તો કબૂતરની હગાર હતી વાળને બોલાવો વાળને બોલાવ્યો ભાઈ પગમાં પડી ગયો મને જવાબ આપવું એટલે રૂપિયા આપ્યા એટલે મેં કર્યું ભાઈ સાહેબ એ જ વખતે ઝાલર નગારે પણ વગડાયેલા છતાંય મહારાજે એ ભલે વગાડે ભગુજીને સામે જોયું મારે આંખ એકદમ પેલી થઈ ગઈ એક બાજુ રોષ એક બાજુ આંખમાં આંસુ ભગુજી ઉપર કરુણાવર્ષન જીવા બાબુ ઉપર થોડું કામ પેલું થાય પણ ખરું કે આવા અવસરે આવું ભગુજીને કહ્યું ભગુજી શું ઈચ્છા છે બોલો તમારો કાળ આવી ગયો છે ભગુજીને આંખમાં આંસુ આવી ગયું એ મારે તો મારા અહીંયા તમારી સેવા કરવાની છે અને ઉપર મારી તમારી સેવા કરવાની છે પણ એટલું મનમાં રહીએ છે કે આ લોકમાં એવું કહેવાય છે કે યુદ્ધમાં એક નાનકડા ખેતરના તકરારમાં સ્વામિનારાયણનો વીર પાળો કામમાં આવી ગયો એ મેણું મને પસંદ ન પડે તમને કાં લાગે એ કોઈ મારી જાય મહારાજ જમણો હાથ ભગુજીનો લઈને થાય તો ભગુજી તને જીવાડ્યો મારવું કે જીવાડવું હાથમાં કોના છે બોલાવો સચિદાનંદ સ્વામી ને બેસો સ્વામી અહિયાં અને પછી દેખાડવા માટે પણ કાળ ને સાંભળેલું મારી સચિદાનંદ સ્વામી કે મૂર્ખા ખબર નથી કોનો પાર્સદ છે અને હું અહી બેઠો છું બઉ લાંબી તો કથાઓ છે પણ કહેવાનું આ કામ કરનારા જીવા બાપુ માંડવધારમાં જેઠામણ અને મેરામણ બે ગોવાળિયા એ બહુ અનાળીને બહુ ભારડીને ભયંકર મજબૂત ને ખૂંખાર મા એને જીવા ચડાવે આ માંડવધાર તમે લઈ લો નકામો ગિરાશ નું મહેસૂલ ને બધું કરવેરા આપણે દાદા ને તમે બળ્યા છો એટલે કે લઈ લઈ એને ચડાવે રાખ્યા એ બે જ્યાં ચડી ગયા પછી એમણે કીધું જેવું આપણે બધું સમજે કે તમે છે થોડી બુદ્ધિ ઓછી છે કે ઓલા કે એમ નહીં મળી જાય તમને માંડોદાર તમને સ્વામિનારાયણ છે ત્યાં સુધી નહીં મળે સ્વામિનારાયણને પેલા પતાવો બોલતા એ નહીં હોય સ્વામીનારાયણ ને પતાવી દેઠામણ મેરામણ ગયો સ્વામી શ્રીજી મહારાજ બારગામ થી આવતા ઉગામેડીના ખેતરના રસ્તા ઉપર બે બાજુ ખુલ્લી તલવાર લઈને ઉભા રહી ગયા મહારાજ દૂર થી તો જોયું કે કોઈ બે ઉભા છે પણ જેવા નજીક આવ્યા તલવાર જેવી ખેંચવા ગયા મારા બે હાથ આ પૂતળા જેવા થઈ ગયા આમને તલવાય સ્ટેચ્યુ મ્યુઝિયમ માં એવા થઈ ગયા મહારાજ તો વયા ગયા બે દિવસ ને બે રાતે એમને ઉભા રહ્યા કોઈ આવીને પગમાં પડ્યા મહારાજ એ તો છે પણ હવે મહારાજ આપ દયાવળું છું મહારાજ કે સારું જાઓ હલો ત્યાં ચપટી વગાડે નાય કરંટ થાય સચેત થયા તો જ મેરામણ ગોવાળિયાને ખ્યાલ ના આવ્યો કે આને માથે આપણે ન માથું ભરાવાયું વળી પાછું ચડાય જવા કે હું એવી કારસ્થાન કરું કે સ્વામિનારાયણ ત્યાં હોય નહીં એ વખતે તમે હુમલો કરો દાદા ખાચાને પગડી લ્યો માંડોધારી લઈ લો ને ગઢડાઈ લઈ લો બે આવી જશે હું છઉ ને બે વાત હું પછી કહીશ જીવા બાપુ કારસ્થાન અહિયાં અધૂરું હોય તો ભાવનગરના મહારાજા વજયસિંહ પાસે જાય એને ચડાવે એવું ગુણદોષ નાખી નાખીને વજ્રસિંહ ઠાકોર એનું મગજ ફેરવી નાખ્યું કે સ્વામિનારાયણ ભગવાન એટલે બહુ જ પેલા સજ્જન માણસ પણ નહીં એટલી હદ સુધી એનું મગજ ફેરવી નાખ્યું અને એકવાર તો બે હજારનું લશ્કર લઈને અવળી સવળી ચડાવી બરાબર વહીવટ નથી આમ નથી ને તેમ નથી ને એમ કહીને દાદાનો આખો ગઢડું સમેત લઈ લેવા માટે બે હજારનું લશ્કર લઈને મોકલ્યું જીવા બાપુનું કામ મહારાજ બધા પાર્ષદો અને બંદૂકોને બધું બંધાવી ભડાકા કરીને એની સામે થયા પહેલાં બંદૂકો જ દેશી જામગ્રીવાળી ભગવાનને કરું ને એ જામગ્રી લગાવવા ગયા પણ દારૂમાં પડી તે દારૂ એકદમ ફૂંટ્યો તે બધા અંદરોઅંદર ઉછળવા માંડ્યા બંદૂકો તો ના ફૂટી પણ પોતે ઉછળવા માંડ્યા અને જે કાંઈ ઘોડાઓ ના ને બધું ભાગોમાં ભાગને ઈતર બીતર થઈ ગયું ને બધું બે હજારનું લશ્કર પાછું ગયું અને ઘરડા એમ ખેમ એ મારી હેઠળ આવ્યું નંબર ચાર હોળી પાછા અનાજ પાક્યું હોય તો તરત ભાવનગરના મહારાજને ક્યાંક કરવેરા બરાબર મહેસૂલ બરાબર ભરતા નથી રાજનું જે કાંઈ હોય અને અનાજ બારોબાર તમને કહ્યા વગર ઉપાડી લે છે એમ પચાસ સૈનિકો ખળા ઉપર મૂક્યા તૈયાર જુવાર બાજરા ઉપર દિવાળીનું પાકેલું અનાજ માછર મહિના સુધી લેવા દીધું નહોતું દરબારગઢમાં એક પણ દાણો ના રહ્યો ખાવાના પણ સાસા થઈ ગયા શ્રીજી મારે મારા મહારાજે ચેષ્ટા કરી તો અમે અહીંથી જતા રહીએ ત્યારે જીવુબાન લાડુબાન દાદા ખજર કે મહારાજ અમે વેચાઇ જઈએ પણ તમને જવા ના દઈએ ત્યારે મહારાજ બોલ્યા કામ તો જીવા જ છે ને જીવા બાપુનું ચાલે છે અત્યાર સુધી ચાલવા દીધું એટલે ચાલે કાલે સાંજ સુધીમાં ખળા ઉપડી જાય છે આપણે ઘી દાણા આવી જાય છે શું જો એક બાજુ લીલા કરે એક બાજુ બધા બહુ છે ભગવાનને સમજવા બહુ કઠણ છે અને એમની સાથે એ વખતે રહેનારાને ધન્યવાદ છે સાવ મનુ જેવા માગસર મહિના સુધી અનાજ દાણા ની તો બોલે શું કરીએ સરકાર ન લેવડાવે તો બધું નીચે આવે લડવા થોડું જવાય છે એ હા પાડે તો આવે નહી તો ના આવે આમાં છેલ્લે એમણે દાદા ખાતે જેવા જીવ બાકી વેચાઈ જાય પણ તમને જવા ના દઈએ તો કે કર્યું તો મારું જ થાય છે ને સાંજે ખડા ઉપડી જાય એ બોલ્યા એટલે જીવા બાપુ ભાવનગર પોચ્યા જોઈજો ખળા ઉપાડી લેશે ન્યા પેલાનું ભાવનગરના વજન થી ઠાકર બદલાવી નાખ્યું જેવા કે તું તો ખળ છોક કોણ છો આ બે મહિના થઈ ગયા એકે દાણો ઉપાડ્યો તક ત્યારે ઉપાડ્યો જ નથી તો હું ઉપાડી લેવાના છે મૂર્ખા વારે વારે ધોળી ધોળી નાઈ આવજે એટલા તો સજ્જન છે બે મહિનાથી દાણો ઉપાડ્યો નથી અને તું અત્યારે મોકલો માણસ ખડા ઉપાડી લે ઉપાડી કારસ્થાન નંબર પાંચ ગોપીનાથજી મહારાજ મંદિર ના પાયા ખોદાવા માં જીવા બાપુ ઉપડ્યા કે તમે ચેતી જાય ત્યાં છે ને દારૂખાનું અંદર સંગ્રહવાનો મોટો બુરજ બનાવે છે તમારા વિરુદ્ધ મોટું દારૂખાનું એકઠું થશે અને પછી હુમલો થશે ભાવનગર ને ભારે પડી જાય એમ મંદિર અટકાવો વળી મંદિર અટકાવ્યું ત્યારે મહારાજે પાછું એનું સુલજાવ કર્યો અને બધું સરખું કર્યું અને બધું પાર પાડ્યું કારસ્થાન નંબર છ ત્યાં ના ચાલે તો વડોદરાના દિવાન બાબો સાહેબ એ તો બહુ ભયંકર માણસ એને ટેકો કરે માણકી લઈ લો ને ફલાણું લઈ લો ને ગઢડા લઈ લો બે વાર હુમલો કરવા માટે બાબાસાહેબ આવ્યા એ બે ચાર હજારનું લાવ લશ્કર લઈને ગઢડા ઉપર ઘેરો ગાલીને આવ્યા જેવું લશ્કરનું આવવાનું થયું મારે તો અંતર્યા અમે જાણી ગયા કે અહીંયા આપણે રહીશું તો લોકોને તકલીફ થશે ત્રણસો પાળાને બંદુકોને ભરી બંદુકો લઈને હથિયાર વેથિયાર ભાલા ભરછી વાંધા લઈને સૈન્ય જેવા બનાવી સંતો પાર્સોદો સાથે ઘરેડાની બહાર પડાવ નાખીને મોટા વૃક્ષો ઉપર મોટી ભગવી નિશાન ની ધજા બાંધી બાબો દીવાન આવે તો અહીં મોકલજો કે બાબા દીવાન આવ્યા ને બંદુકોના બહાર થયા એટલે ખબર પડ્યા કે આવ્યું છે લશ્કર મહારાજ બધા સંતોને પાર્સોદો ને કીધું શંખ વગાડો બધા એ સંદો નિત્યાનંદ સ્વામી બધા એ બધા એક સાથે વગાડ્યો શંખ માંથી કોણ જાણી એવી ધ્વનિ કાઢી પેલા ઘોડા ઉઠિયા માણસો સૈનિકો અવાજ સાંભળીને અમને કઈક થાય બાબા દેવા ને ક્યાંય અવાજ એવું નથી ત્યાં માણસ મો એટલો બાબા દેવા કેજો શસ્ત્ર લડવું હોય તો શસ્ત્ર થી લડવું તો શાસ્ત્ર થી બે બાજુ થી તૈયાર છે એમ કરીને બાબા દેવાન ને કાઢ્યું કારસ્થાન સાત કરિયાણામાં બાબા દેવાન પકડવા આવે છે કારસ્થાન એ પછી આપણે વાત કરશું હવે કારસ્થાન નંબર નવ જલ્દી પૂરું કરીએ એમને થયું કે શ્રીજી મહારાજને હું જ ઉડાડી દો અને બુઢા ધાદલ હતો એને કીધું હું તને આટલી જમીન આપીશ એટલે રોકડા રૂપિયા આપીશ તું છે ને શ્રીજી મહારાજ જે જાજરૂમાં સવારે જાજરું જાય એમાં તું સંતાઈ જા અને આ લઈ જા મારી તલવારને ત્યાં જ કાપી નાખવાના સવારે કોણ હોય વાત પૂરી થઈ જાય કેમ આમ સંકલ્પ બોલતાય આપણને કાંઈક થાય છે બાપુ આ બધું ગોઠવતા બોલ અને પાછું સમજે એમ એ સમજે પાછા ભગવાન છે હા એ સમજે ગજબ છે આ કઉ ને પગે લાગ્યા વગર પાણી ના પીવે સવાર માં દર્શન કર્યા વગર અંજળ ના આવી ભજન કરે સાધુન જેવા કરે સવારના પોર પેલો તો કેટલી સમય નો ત્યાં બુડો દાદર ખુલી તલવાર લઈને ઉભો ગયેલો મહારાજ ઉઠ્યા આજે થોડા વેલા ઉઠ્યા ભગુજી એકદમ જાય ગયા કેમ મહારાજ વહેલા તો કઈક દીવો બતી લેતા આવો આમ હાજર જો સાચવી જોઈજો ભગુજી સમજી ગયા એકદમ બાર એક બાજુ ખોલી ને આમ કઈ સાવધાની ત્યાં જોયું ત્યાં તો બુઢો દાદર ખુલ્લી તરવા ઊભે જોયો ને એને જ જાડો પેશા ભૂયો ગયો એને ખબર ને ભગુજી આવશે સવારના પોર માં દર્શન થાય અને પાછું ફાનસ લઈને આવ્યા આમ અને ભગુજી એ જોયો અને ખુલ્લી તલવારે જોઈ એ ખાલી આમ હાથ પકડી આમ ઘા કર્યો પચીસ ફૂટ હાથ આમ આઘોગ્યો ગોથા ખાતો ખાતો તલવાર પડી ગઈ દોડીને એની તલવારથી કટકા કરવા ગયા ત્યાં મારા હા હા હા હા હા મારશો ને એ તો બિચારો નિર્દોષ છે તલવાર લઈ લો તલવાર લઈ લો એમાં જીવા બાપુ ગામધણી દરબાર જીવા એમ લખેલું હતું મારા કે જીવા ખાલી એટલું તમારે કહેવાય તો ખરું આવું ન કરાય એટલે તલવાર આપણે આપી દઈશું એમ તલવાર લઈ લીધી પેલા ગાડી મુકી સવારે આવ્યા એટલે જીવા બાપુને કીધું કે જેવા બાપુ તમારે તલવાર પેલો બુઢો લઈને લઈને આવ્યો તો આવું થઈ ગયું ખીલી પડી છે મારો ગોલકુનો ભાગવું આવ્યો છે લઈને કે મહારાજ કે સારું એમ રાખું છે જો કોઈ કુથલી કરે છે સમજવા જેવું જ છે ને આટલા ઉપરાંત રોજની એ પ્રવૃત્તિ કે કોઈ પણ એવા હરિભક્તો આવે બહારથી દરબારો આવે સેજ પણ ઓળખાણ હોય કે ન હોય જો લાગ મળે એટલે તરત કહે મોટ એનો ડેલો મોટો ડેલો કહેવાતો મોટે ડેલે જરા છાશ પાણી કરી જાય આજે આપણે જેમ ચા પાણી કરવાનું કહીએ છીએ ને એમ તેથી છાશ પાણીનું કહેતો એ છાશ પાણી કરવા ધીમેથી ટવુકો કરી જાય એટલે એ લોકો હોય તો જાય જાય એટલે તમારે તળિયેથી ઉપાડે સ્વામિનારાયણ આવા છે એનું આમ છે એનું તેમ છે આમાં પડાય ને એને મનાય એનું પૂજાય દાદો તો આવો છે નહીં તો અકલ વગરનો છે ને મારો ભાઈ આવો હતો તેઓ એ બધું ચાલુ કરે ઘણા ફેરવી નાખે પછી મહારાજને સાધું એ બધું સુલ હળખું કરવું પડે આ રોજ ની એમાં હજી કારસ્થાન નંબર દસ એલો આમ જુઓ તો એ તમને કહું બહુ મજાની વાત છે કદાચ સાંભળી નહીં હોય તો જેવા બાપુ બેઠા છે શ્રીજી મહારાજ એકલા બેઠા છે રોજ વિચાર જ કરે સ્વામિનારાયણ તો બધું મારે જ છે દાદા તો છોકરું છે અને એને ક્યાં વંશ રહે છે એ એક એમ બોલી ગયા તા દાદા ખચર ને માથે તો આ ગોઠની ગોઠાક જેવું મીંડું છે વાહે હા એ પછી બધું મારું જ છે ને મારા જ કે હું એને ફરીથી પરિશીવા બાપુ હાથમાં નહી આવવા દઉં એલું કઈક છે ને સાખી બઉ શેર છે ને એવા જિનકી હિફાજત હવા કરે વો રોશન ક્યાં બુજે જીસકી હિફાજત ખુદા કરે એ રોશની કેમ બુજે એટલે જીવા બાપુ અને મહારાજ બે જ બેઠા છે જીવા બાપુ કે મહારાજ તમારી માણકી ઘોડી એટલે કેવું પડે માણકી એટલે ગરુડ નો અવતાર મારો ઈશારો સમજે મન વાંચે માણકી પશુઆ છતાં મારું મન વાંચે મારા પણ મારી પાસે તાજણ ઘોડી છે એ અહિયાં ના જેવી હોશિયાર જોકે આજ આપણે છે ને માણકીને તાજણની સ્પર્ધા કરીએ કોણ આગળ નીકળે છે તમે જુઓ પણ એક શરત જેવા કે શું દરવાજ તમારે ભગવાન પણ નહીં વાપરવાનું જો રીતસર એને શરત મૂક્યા સમજે છે કે ભગવાન છે જો પણ તમારે ભગવાન પણ નહીં વાપરવાનું મહારાજ કે કબૂલ જેવા બાપુ ભગવાન પણ જરાય ન વાપરું અને આપણે માણખીને તાજાની સ્પર્ધા કરી બે સવાર થાય જોઈએ કોણ પેલા નીકળે છે અને પછી તમે જે માગો એ આપું આવી બધી સ્પર્ધા થઈ નક્કી બે જણા બીજાને કોઈને કંઈ કીધું નહીં બે જણા ગોળેસવાર થઈ નીકળી ગયા અને નક્કી કર્યું છે પાંચ કિલોમીટર આમ ઉગા મેળવી સામે નીકળી જવું એમ અને જેવા સવાર થઈ અને જયકાર કર્યો અને એડી મારી અને જે ઘોડા ઉપડ્યા વેગ પકડી લીધો માણેક વારની માણકી એમ કઈ પહોંચવા જીવા બાપુ સમજે ને એમાં શું માણકીને આવવા દે સાથોસાથ પણ હવે એના જીવા મનમાં આ સ્પર્ધા કરવાની પાછળનું કારણ શું હતું કે કોઈને કેવું નહીં ભગવાન પણ વાપરવા દેવું નહીં અને ઉગા મેળવીને રસ્તે લઈ જવા અને મારી તાજણ એને ખવડાવી ખવડાવી એવી કરી પલોટી એકવાર માણકીને આટી મારી અને એનો બુરો વિચાર એ કે ત્યાં કોઈ હોય નહીં અને સ્પર્ધા છે નજીકમાં જો મારી માણકીની પાછળ તાજણ પહોંચી જાય પછી હું એવી રીતે લાત મારું માણકી સામે શ્રીજી મહારાજને કે ગોથા ખાઈને પાછળના જે બધા ખાડા હોય ને એ ખાડામાં ઉલલી જાય સહજાનંદ સાહેબ ઉકલી જાય મારું કામ થઈ જાય આ એનો પાપી વિતા બે સ્વાર થઈને ઉપડ્યા ભગવાન પણ વાપરવા ના પાડી તીવા બાપુ ની તાજણ છોડે હતી ની આજ જીવા બાપુ જીવ ઉપર ગયા હતા અને હતું જ કે આજે ફેંસલો જ નાખવાનો છે ત્યાં કોઈ હોય નહીં અને એવી પછી વેગમાં પડખે જેને લાત મારું વેગમાં ને વેગમાં સહજાનંદ સાહેબ ઉપર વયા જાય ને વાત પૂરી થઈ કેવા કેવા હોય છે વેગમાં ઘોડા ઉપડ્યા સચ્ચિદાનંદ સ્વામી લક્ષ્મીવાડીએ કામ કરતા હતા બગીચામાં સાથે એમના શિષ્ય સિદ્ધાનંદ હતા તો સિદ્ધાનંદ સ્વામીને કીધું સિદ્ધાનંદ મને છાતીમાં કેમ બળતરા થતી હોય એવું લાગે છે અને મને ત્યાં પડતું નથી મારો જીવ મૂંજાય છે તન કાંઈ સમજણ પડે છે આમ કેમ થાય છે એ ગુરુ મહારાજ તમે સમર્થ છો મને શું ખબર પડે પણ ના મને અસુખ થાય છે કઈ અઘટિત ઘટી રહ્યું છે અરે ગુરુ મહારાજ તો તમે જોઈ લો ને શું એવું અઘટિત જઈ રહ્યું છે એમ અરે સિદ્ધાનંદ શું છે હમ હવે તું કઈ બોલતો નહીં આમ થઈ ગયો લાઈવ રેકોર્ડિંગ થતું હોય ને એમ સચ્ચિદાનંદ સામે આંખ માંડી દીધી જીવો બાપુ મારા પ્રભુને મારવા તૈયાર થયું છે મારા પ્રભુએ વચન દીધું છે હું ભગવાનપૂર્ણ નહીં વાપરું તો આ શું થાય જો કાંઈ જરાક જીવા બાપુએ કર્યું તો આજ મારા જેવો ભૂંડો નહીં અને સચ્ચિદાનંદ સામે તૈયાર થઈને આમાં કેમેરો મૂક્યો એમ જોવે પળ પળ પળ પળ શું કરે છે શું કરે છે લક્ષ્મીવાડિયાથી જોયો લક્ષ્મીવાડિયાથી જોવે છે શું જુઓ છો તમે સિદ્ધાનંદ કે શું છે તું મને અત્યારે બોલાવતો નહીં પળપળનું જીવા બાપુ એનો અંતરમાં પ્રવેશ કરીને બધું વાંચામે પાંચ છ કિલોમીટરનું માણે તાજણ ને પહોંચવા દીધી નહીં અને સામે કાંઠે નીકળી ગયા એટલે જે મહારાજે કીધું કે જીવા બાપુ તાજણ પહોંચી નહીં હા મહારાજ મને લાગે છે કે પંથ ઓછો પીડ્યો છે તો શું કરવું છે પાછો ફેરો મારીએ ભલે પણ જોજો ભગવાન પણ નહીં વાપરવાનું એ તો તમને વચન દીધું છે નહીં વાપરું મેં વાપર્યું જ નથી આમાં ચાલ અને ફરીથી શરૂ કર્યું અને વેગમાં ઘોડા પકડ્યા જીવા બાપુ જીવ ઉપર આવી ગયા ઘોડા ની એવી થપાટો મારે તો આ લાગ લઈ લે જિંદગીભરનું ખાટું થઈ જાય તાજણ ઉપડી હો પણ પછી અને સચ્ચિદાનંદ સામે અહીંયા કેમેરો આંખનો માંડીને બેઠા તૈયાર એ જીવા ખબર નહીં અને ભાઈ મહારાજે શું કર્યું કે જે જાણો તે પણ તાજણ બરાબર નજીક આવવા અને સચ્ચિદાનંદ સામે વિચાર્યું ગમણા લાત મારશે એ જેવું લાગ્યું કે લાત મારવા હવે નજીક જ આવે છે એ જ ટાણે લક્ષ્મીવાડીયા સચ્ચિદાન સામે તારી રીતના જીવા બા લાત મારશે લક્ષ્મી વાડી લાત મારી અને અહીંયા ઘોડા સહિત જીવા બાપુ ફૂટબોલ ની જેમ ગોળા ખાતા ખાતા રસ્તા મારા તો વેગમાં નીકળી ગયા ખેડૂતો અમુક જોતા હતા આજ સજાનંદ સાહેબ સ્વામી અને જીવા આમ કેમ નીકળી પીડ્યા જોતા પણ એમાં ગોળો નું જાય એમ ગયું એટલે માણસો દોડ્યા એક જીવો ગયો એટલે મહારાજને આગળ બુમરાણ પડી એટલે મહારાજ માણકીને બચકારી ઉભી રાખીને જોયું તો જીવા બાપુ અલો એટલે લક્ષ્મીવાડીયા લાથ મારી જીવા બાપુ બેન ફેંક્યા શ્રીજી મહારાજ પાછા આવ્યા માણસો આવી ગયા જીવા બાપુ કહાય તો બેભાન થઈ ગયા માં મરી જાય જીવ્યા નહીં છતાંય મહારાજે જીવાડ્યા માણસો પાસે મહારાજે જોડીમાં નખાવી એમના દરબારમાં લઈ ગયા ખાટલા પથરા ચાકરો બોલાવ્યા સેવા કરવાનું શરૂ કર્યું અને સચિદાનંદ સામે પાછા અને અહીંયા મહારાજ માથે હાથ ફેરવે એની સારવાર કરાવે માંડ માંડ તો ભાન માં આવ્યા પાણી પાવા બાપુ મહારાજ પૂછે તમને શું થઈ ગયું ગોથા ખાઈ ગયા ભાઈ મહારાજ મને કઈ ખબરો ન પીડ્યો બે ઉલ્લે આ ધક્કો ભીને કોને માર્યો મારે કે હતું કોણ તો તને ધક્કો મારે ના ભાઈ મહારાજ મને ધક્કો માર્યો જીવા બાપુને સારું છે માની મહારાજ આવ્યા દાદાના દરબાર મુક્તાનંદ સાઈ મુક્તા બધાને બોલાવો બધા સંતો આવ્યા લક્ષ્મીવાડીયાથી આમ સચ્ચિદાનંદ સાંઈ સિદ્ધાનંદ સ્વામી પણ આવ્યા બધા બેઠા દાદા ખાતે બેઠા અને મહારાજ પગ ઉપર પગ ચઢાવીને આંખની પ્રકૃતિ વાંકી કરીને કે સ્વામી મુક્તાનંદ સ્વામી કે એ કોઈ માણસ મારો હોય એને અહીં રખાય મુક્તાનંદ સ્વામી કે કઈક થયું લાગે છે મારા જેમાં મને તો શું ખબર પડે નહી કોઈ માણસ મારવા તૈયાર થતો હોય એને આપણે અહીંયા રખાય સત્સંગમાં એ મારા જેમાં મને તો કઈ ખબર ન પડે એવું તો શું છે આ જો બેઠો હોય જો આ સચ્ચિદાનંદ છે એ માણસ મારો છે આ જેને જીવા બાપુ ને મારી નાખત આ તો મને દયા આવી મેં ને બચાવ્યો એ માળો લક્ષ્મીવાડી કામ કરતો હતો ત્યાંથી એને લાત મારી અમારી બેની રમતમાં એને સુકામ વચમાં પડવું જોઈ મુક્તાનંદ સાહેબ સમજી ગયા કામ સચિદાનંદ સાહેબ ખોટું શું કર્યું એટલે કઈ બોલે મહારાજ પણ મહારાજ કે નહીં દાદા હવે કા સચ્ચિદાનંદ રાખે કામ મને રાખે બે એક તલમિયાનમાં બે તલવાર નહીં ચાલે મુક્તાનંદ દાદા ખસર કે મહારાજને અત્યારે વેગ છે સચ્ચિદાનંદ સ્વામીની કયો કે ભાઈ આપણે નીકળી જાઓ પછી બધું જોઈ જાય છે સચ્ચિદાનંદ સ્વામી પણ એટલા નિર્દોષ ભાવે પગે લાગી પ્રણામ કરી અને નીકળી ગયા ગેલાન કાંઠે જઈને બેઠા અને પછી તો પાછા બોલાવીને બધું થયું આ ટૂંકમાં વાત લે છે એ પછી તો બહુ સરસ મજાનો એકતાનો પ્રસંગ છે પણ આપણે અહીંયા લેવો નથી પણ જોવાની વાત તમે જુઓ આટલું આટલું થાય છે તો એ વઢે સચ્ચિદાદ જીવાબાને કૂથલી કરે છે ને કેવું કેવું છે જાણવા જેવું એ જીવા દાણા ખૂટી ગયા મોડા વર્ષમાં અને જીવા એમ થયું કે મારે મોઢું શું બતાવવું ને કુટુંબમાં જ મારે ખવડાવવું છું મહેમાનો આવે એની આગળ મારું શું મારું ખવડું મોટું અને રોટલે મારું નામ કહેવાય તૈયાર થયા તો મહારાજને ખબર પડી તો દાદા ખાચર ને કે દાદા ખાચર અનાજના ગાડા ભરો અને ઘઉં બાજરાના ગાડા ભરી અને જીવા દરબારમાં લઈ મહારાજ પોતે માણકી ઉપર ચડીને આવ્યા જીવા એમ દુઃખથી દુઃખી થવાય આ બધું તમારું જ છે ને વાપરો દાણા સામેથી પાછું અનાજ આપવાય એનો અંતકાળ આવ્યો ત્યારે અમૂલા એમની દીકરી મહાભક્ત રાજ દોડતા દોડતા મહારાજ પાસે આવ્યા એકવાર આપણે આ પ્રસંગ થોડોક ટૂંકમાં કીધો છે પણ અહીંયા એની સંગતી થોડીક જુદી છે કે મહારાજ મારો બાપ અંધકાળ છે મહારાજ તમે આવી જાઓ એનું સારું કરો મહારાજ આવીને બેઠા કેમ છે અને જીવા બાબુ પોખ મૂકી હવે અંધકાળ આવ્યો ને પગ પકડીને એટલું હાથ હાથમાં લઈને રડે એક એક આપણે જે ગણાયું ને એ સિવાયને બધાને ખબર હોય ને એક એક લેતા જાય ને બોલતા જાય મહારાજ આ મારો કામો આ મારો કામો એટલે મારું કામ આ બધાએ મેં અવળા કામ કર્યા મહારાજ મારું કોઈ જન્મે કલ્યાણ થાય એમ નથી મને માફ કરો મહારાજ હાથમાં હાથ લઈને કે જીવા દે બાપુ તમારું કલ્યાણ હું કરું તો કે ના મહારાજ હું કાળા કામનો કરનારો મેં તમને બહુ દુઃખ દીધા મારું કલ્યાણ ન થાય અરે હું કોણ છું હું કલ્યાણ તમારું કરું આ કોલ આપું છું કેમ મારા મનમાં તમારા બે ગુણ છે એક તો તમે મને શેરડી જમતો તો ત્યારે તો લાગ્યો બારસો રૂપિયાનું મંડિલ ફાડીને તમે મને પાટો બાંધ્યો બીજું કે મારે તાપવું હતું ત્યારે તમારો રંગત ઢોલ્યો ચોમાસામાં ફાડીને તમે મને તપાડ્યો એ બે ગુણ મારા મનમાં છે માટે હું તમારું કલ્યાણ કરું છું લો આવી રીતે એને દેહ મુકાયો સૂર્ય જરિયાની જામો માથે સોનેરી મંડિલ પહેરાય દૂધો સહજાનંદ લાગે એવો રૂપકડો લાગે અલિયા ખાચર એવા થઈ ગયા મહારાજ કે અલિયા બાપુ આવો ના વેસ રાખો અને વાળાક દેશમાં ફરીને સત્સંગ કરાવો ચપટી વગાડ છોડ સમાધિ થશે એકબીજાના અંતર તમે વાંચી શકશો આટલું ઐશ્વર્ય હું તમને આપું છું આવું ઐશ્વર્યને આપું સમાધિ કરાવે એકબીજા જીવના અંતઃકરણ સો ગા ઉપર વાંચી લે અને જીવ અલૈયા ખાચરે સત્સંગ કરાવ્યો આગળ આગળ પડતા હરિભગત છે એમાં એમાં ના નહીં પણ માનનો અતિશય પ્રસંગ તમે બધા જાણો છો એ તો આપણે મારે કહેવાનું બીજું છે એટલે બધા ટૂંકમાં લેતો જાઓ છું છતાં એનું માન જેનું માનનું જ અંગ હોય એને પૂરું ક્યાંથી થાય પછી ગમે એટલું આપો અને ખોટું લાગ્યું અલિયા ખાચર સત્સંગ મૂકી દીધું સાંભળજો વિમુખ થઈ ગયા પૂજા પાઠ અર્ચના તે બધું મૂકી દીધું મહારાજના દર્શને આવવાનો ઉત્સવમાં કંઈ નહીં બધું છોડી દીધું એના જોગે આવી એને પણ સત્સંગમાંથી પાછો પાડે રામ આપણે વાત કરી આવું આવું સાવ થઈ પણ મહારાજ કોઈ દિવસે એની કૂથલી કરતા નથી વર્ષો થોડાક નીકળી ગયા કદાચ પાંચ સાત વર્ષ ભયા ગયા છે આ વાત શ્રીજીને હવે સ્વધાન જવું છે નવમીનો દિવસ છે જેઠ સુધી અને દસમી ના દિવસે મુક્તાનંદ સ્વામીને નવમીના દિવસ થયું કે હવે આ બાપ ભા જશે સત્સંગની માં છે એને ઓછું લાગ્યું બધા આવીને પગે પડી જાય છે અલિયા ખાચરનું જે થયું ભૂલ થઈ જે હોય તે છેલ્લે આવીને જો પગે પડી જાય ને તો એનું કામ થઈ જાય ને તો બિચારો જીવ રખડી મુક્તાનંદ સ્વામી ઝીંજા વદર ગયા બે સાધુને લઈ મુક્તાનંદ સ્વામીને વ્રત સાધુ માની આદર આપ્યો બેસાડ્યા વાતો કરી તમે દરબાર આવી જાઓ એ કોણ છે અમે ઓળખીએ છીએ ને બે પેઢી જોઈ છે રામાનંદ સ્વામીનો હું છેલો અને સહજાનંદ સ્વામીને પણ હું શિષ્ય પણ રહ્યો અને એમનો ગુરુ પણ રહ્યો ગુરુ ભાઈ પણ રહ્યો દાસ પણ રહ્યો આ ચાર કામ મેં કરું પણ તમે છેલ્લે આવી જાઓ મુક્તા રડતા જાય ને સમજાવતા જાય અલૈયા ખાતે એક બે ના થાય હવે સ્વામી વાત કરતા નહીં રાયના ભાવ રાતે ગયા હું અલૈયો ખાચ બીજાના મનને વાંચું એવો સ્વામી કેતાપે હતું ભાઈ વાંચી હા હું અઠંગ બ્રહ્મચારી છું કરી શકું બોલ્યા નહીં વેગ છે બ્રહ્મચારી હું માર્યું ફરે એનાથી કઈ અંતઃકરણ બનતું છે તોય સ્વામી પગે પડે કે હું તમારા વતી કહું છું તમે આવી જા ના આવ્યા સ્વામી નિરાશિ પાછા આવ્યા મહારાજને ખબર કે કારણ કે મહારાજ પૂછે ને કે મુક્તાનંદ સ્વામી આ કેમ દેખાતા નથી ત્યારે કોઈ કીધું કે એ અલૈયા ખાતે મનાવા ગયા છે એટલે મહારાજ પૂછે રાખે આવ્યા સ્વામી તો કે હજી નથી આવ્યા સ્વામી જેવા આવ્યા સીધા મહારાજ પાસે ગયા દંડવત કરવા માંડને એટલે મહારાજ તો ઉદાસી અવસ્થામાં હતા તોય બેઠા થયા કોણીનો ટેકો લીધો અને મુક્તાનંદ સ્વામીને કે સ્વામી અલિયો આવ્યા અલિયો આવ્યા મૂકતા નથી રડવા માંડ્યા નહીં કે મહારાજ નથી આવ્યા ન આવ્યા સારું મહારાજ સુઈ ગયા પાછ દસમી દિવસ થઈ ગયો જીવુભાને બોલાવ્યા મહારાજ સાંભળજો આ કદાચ તમે નહીં સાંભળ્યું હોય બોલાવીને મહારાજે કીધું કે જીવબા અલીયા ખાચરને કદાચ પછતા થાય અને આવે તો એને સાચવી લેજો એવી વાત કોણ કોણ કર્યા કર્યા કોણ આવે સાચવી લઈ લો છે ને પછી મારા શ્રીજી મહારાજને અને મુક્તાન સાહેબ વચનામૃત માં સંવાદ છે તમે જોયું એટલે મહારાજ વાત કરે છે મહારાજ કે भगवानंद्र जी है रघुनाथ जी दयालु बहुत शरणागत हो जो सेज वाँक में आए तो त्याग कर प्रकृति रामचंद्र भगवान ने दयालु है जो शरणागत थोड़ो वाँक में आए तो त्याग कर दृष्टांत आता वाला था सेज लोकापवाद थो तो त्याग कर दीता <coughs> એટલે મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ આવી પ્રકૃતિ તો રામાનંદ સ્વામીની હતી તો ગમ્યો હોય તો પછી ત્યાગ કરી દે ત્યારે બોલ્યા શું સહજાનંદ સ્વામી સ્વામી અમારી પ્રકૃતિ એવી નથી અમારી પ્રકૃતિ તો એવી છે કે ભગવાનના ભક્તો ઉપર અમને અતિશય દયા વર્તે છે આ હા હા હા આ તમે જો જે આ બધું એમને દશાવું છે આપણે કેવા ક્યાં જઈએ ભાઈ સમજવામાં ઓછા પડીએ અવતારો અમુક નથી બતાવી શક્યા જે બતાવ્યું છે ને એ જ આ છે અમારી પ્રકૃતિ એવી નથી અમને તો ભગવાનના ભક્તો પર અતિશય દયા વર્તે છે હવે મારે થોડુંક કેવું છે એનો અર્થ એ પણ નથી કે દયાનો લાભ લેવો અને લાભ લઈ પણ ના શકીએ આમાંથી કોઈ એમ સમજે હું એટલા માટે ખુલાસો કરું છું કોઈને આવી બે વાતમાંથી એમ સમજાઈ જાય કે આપણે ગમે એવું વર્તીએ ગમે એવું કરીએ ભગવાન તો દયાળુ છે ને છેવટે પાડી દે ને જીવા પાડે તેવા આપણે ક્યાં છે એમ પણ સમજજો હું ક્લેરિફિકેશન કરું છું સ્પષ્ટતા કરું છું કે જીવા પ્રસંગમાં સમજવા જેવું છે એક શ્રીજી મહારાજનો ગુણ જોવાનો ભાવ છે બે ગુણ અતિશય મોટા કર્યા છે એ એમના મનમાં છે બીજું એ સાક્ષાત છે અને પગમાં પડી માફી માગી લીધી છે મારી બધી ભૂલ છે હું છે અને મરતા મરતા કોઈ માફી માગે ગમે દુષ્ટ હોય મરતા નામ લે બધું માફ ભગવાન કરી દે છે ત્યાં તો સામે ભગવાન બેઠો જ છે અને એના જ પગ પકડીને રડીને માફી માગી લે છે આ બીજું અને ત્રીજું એમના દીકરી અમૂલાની ભક્તિ મારા બાપનું ભલું થાય આ ત્રણ ત્રણ ધક્કા છે અને તોય સમજી લેવાનું અલિયા બાપુના પ્રસંગમાં જીવા બાપુના એ શું સમજવાનું એ મહત્વનું જો શ્રીજી મહારાજ આપણા એટલે આશ્રિત આપણે જ છે ને બધા તમે અમે બધા મહારાજ કે અમે અમારા આશ્રિતના ભક્તના અવગુણ જોતા નથી ગુણાતીતાનંદ સ્વામીએ તો એવું કીધું છે કે જેમ કોઈ ગ્રહસ્થ સાંભળજો ઓહો હો એ બાપાએ તો શું સ્પષ્ટતા કરી છે હો આમાં ત્યારે સલામ કરવાનું મન થાય તો બધાએ કે જેમ કોઈ ગ્રહસ્થ પોતાની માં બેન દીકરીને ઉઘાડી દેખી જાય તો માથે કપડું ઓટી જાય ને આડું જોઈ જાય એમ આપણા અવગુણ જોઈને સહજાનંદ સ્વામી તો આડું જોઈ જાય છે માફ કરે છે શ્રીજી મહારાજ આપણા અવગુણ ને ગણતા નથી ગાંઠે બાંધજો શિખામણ ગણતા નથી એકસો ને એક ટકાની એક લાખ ને એક ટકાની વાત છે પણ આપણા સ્વભાવ આપણા દોષને આપણા કર્મબંધ આપણને તો નડે એ નથી ગણતા કેવી રીતે ઘરમાં છોકરો કોઈ અનાળી હોય તોફાની હોય ક્રોધી હોય રિસાળ પ્રકૃતિ હોય ઘરમાં ધમાલ કરતો હોય મોટા ભાઈ નાના ભાઈ વહુ વારું બધાની સાથે ઝઘડતો હોય માવતર એની ધમાલને ગણે નહીં ઘરમાંથી કાઢી મૂકે નહીં અમારો છે ચોરે જઈને કેવા ન જાય અને ગમે એવો રિસાવણો હોય ને તોય પાછો સમજાવીને મા જમાડે ગમે એવી મલકિતની તકરાર થઈ હોય ને તોય બાપ કે થોડું દઈ દો ગણે નહીં એના સ્વભાવને પણ એના જે સ્વભાવ છે એને પોતાને નડે કે નહીં એને દુઃખી કરે કે નહીં બસ આ ગણે નહીં પણ આપણા દોષ આપણને નડે આપણને સુખ ન લેવા દે ઘરમાં બધું સુખ છલકાતું હોય પણ આપણો સ્વભાવ આપણને સુખ લેવા ના દે એમ આપણને ગણે નહીં આપણા સ્વભાવો હોય તો ભગવાન છોડે નહીં બધું સાચવે પણ આપણને એનું સુખ લેવા ના દે એ આપણે દોષ ટાળવા પડે એને જીવા બાપુ હોય કે બાપુ હોય એ કલ્યાણ એટલે નરક ચોરાસીમાં ન જાય પશુ પક્ષીઓની યોનિઓમાં ન જાય યમપુરીમાં ન જાય પણ એને ચાન્સ એવો ભગવાન આપે અને ફરીથી એને સાચવાનો જોગ આપે જેથી કરીને પાછો સરખો એ કાંઈ ઓછી કરુણા છે નહીં શું ગયો એકવાર ફેંકી દે તો શું જમપુરીમાં ફેંકી દે કે નખ ચોરાસીમાં જાય તો શું કેટલાક કલ્પ રખડે તોય મેળ ન આવે એ ઓછી કરુણા નથી પણ એના સ્વભાવ એને નડે એટલે ગુણાતી સ્વામી કે છે કે અક્ષરધામમાં લઈ જાય ને તો આપણા સ્વભાવ એટલે આપણને નડે ઘરમાં પોતાને પોતાનો સ્વભાવ નડે ગણ્યા નહી માવતર એ મોટી વાત છે ગણા અનાળી માવતર હોય તો ગણે તું તારું લઈને જુદું થઈ જ તો ગણે એવાય હોય ગણા તો શું કરે ઘણા હોય ખાનદાનમાં તો પછી ગાંડા જેવો છે એ છે એવો ઉઠિયાળ છે પણ તું આપણો આપણો છે ને આવું અમે ઘણા પ્રસંગો જોતા હોય છે પણ એને તો નડે જ ને પોતાને બસ એટલે આપણે સમજવાનું કે આપણે સમજીને કોઈનો દ્રોહ ન કરવાનો અવગુણ ના લેવા કોઈ એવા કર્મ ન કરવા એવા અવળા સ્વભાવ ન રાખવા બધું છોડવાની તૈયારી ને એ હોવું જ જોઈએ પણ જીવા બાપુના આદર્શ ન મનાય અલિયા બાપુના આદર્શ ન મનાય આપણો આદર્શ સત્સંગમાં નાનામાં નાના હોય એવા જે સારા અને શુદ્ધ જે ભક્તો છે એ આદર્શ કારણ કે આપણે જેટલું વહેલું ટાળીએ એટલું એમનું સુખ આવે હા આપણામાં કુટિલતા ન હોય અને આપણે અત્યંત સરળ પ્રકૃતિથી અમુક વર્તતા હોઈએ અને છતાંય દોસ્ત માયાના હોય એક વાત યાદ રાખજો અને ભગવાનના પગમાં પડી જાય શ્રીજીના તો બધા ગુના માફ એ સમજી નાખજો એવું કોઈ ન કરે બેટા તું આવી ગયો પછી તું મારે પગે પડી ગયો તારાથી થતાં થઈ ગયું છે તું એવું કુટિલ નથી હું તારા જીવને જોઉં છું તારો જેવું ભૂંડો નથી મારે સંગે થઈ ગયું છે તું મારી પાસે આવી ગયો તારું બધું માફ અને તને એકાંતિક પદવી આપું મારું સુખ આપું એટલે બીજું શું એ પાછું તમારે ખરું હા એવું કોઈ ના કરે તમને એક્ઝામ્પલ આપ તમને આ ગમે તો છે ને વાતો કારણ કે અમુક વાતો મને રસ આવતો હોય પણ બીજાને હું ધાતુ હોય પણ આ બહુ કિંમતી વાતો છે આગળ વાત કરી છે કુકડના દરબારની આ વંદુમાં જ કરેલી છે રોજ સો ગાળો દેતા યાદ આવ્યું ને હવે અડધું ચેપ્ટર છે ને અહીંયા કહું છું કુકરના દરબાર ત્યાં અમે ભવાની નામ ઉતાવળમાં બોલી ગયો છું પણ એનું સાચું નામ ભગવાન સિંહ એ ભગવાનસિંહ અને એક ચારણ રોજનો નિયમ ચારણ આવે ભગવાનસિંહ બેઠા હોય વકા પાણી ચાથ કહું પાણી થાય અને ભગવાન છે આંગળીઓ લે અને પેલો એક પછી એક ગાળો સાંભળી ન શકાય એવી પેલો ચારણ સહજાનંદ સામે ગાળો દે અને સો ગાળ સાંભળીને પછી પાણી પીવું એવું ભગવાન સિંહો નિયમ હવે આ ભાવનગર ની પાસે કુકડ એટલે ગઢડાની તાલુકો છે ને નજીક જ છે ને ભાવનગર જિલ્લો બધા મારા ને ખબર જ હોય રોજ ઉઠીને સો ગાળ દેવાની પછી પાણી પીએ આવું નિયમ વ્રત અને ગાળો ચારણ આવે પૈસા આપ્યા ગયો બોલવાના પૈસા આપે ભગવાન શાંત રહ્યા છે જરા રોષ કર્યો નથી હવે અર્ધું તમે સાંભળો અદભુત આ રોજનો આનો નિયમ ગાળો સો દેવાની સાંભળવાની આંગળી ગણ્યા સો પૂરી થાય પછી કહું એમાં એક દિવસ રાત ભગવાન છે એના શયન ખંડમાં સૂતા છે અડધી રાત ભાંગીએ છીએ એકદમ એના ખંડમાં અજવાળું થયું જ્યાં જોવે અજવાળામાં સહજાનંદ સ્વામી ગાળો દેનારાના શયન આ જોઈ રહ્યા તમે આવા તેજસ્વી હાથ ન જોડવા હોય તો હાથ જોડાઈ જાય એવા આપ કોણ છો તો કે તમે જેને નીત ઉઠીને સો ગાળો દ્યો છે પોતે ભગવાન સ્વામિનારાયણ છું દાદાના દરબારમાં રહું છું એ ઓહો તો અહીંયા શું આવ્યા હું તો તમારો દુશ્મન કેવા આવા તેજસ્વી રૂપમાં મને દર્શન સાંભળી લો ભગવાનસિંહ તમારું અન્ન મારા પેટમાં છે સાંભળજો ભગવાન શિં તમારું અન્ન મારા પેટમાં છે એટલે હું આવ્યો છું એક વાર ખાઈ ગયા હોય ગ્રહણ કર્યું હોય ક્યાં મળે આવો આવો ભગવાન ક્યાં મળે તમે એમને જમાડ્યા છે એક એટલે હું આવ્યો છું અને એ કહેવા આવ્યો છું કે ભગવાનસિંહ મેં તમારું શું બગાડ્યું અનંત બ્રહ્માંડો નો ધણી થઈને એક પામર તું ભ્રંગ જેવો પણ ન ગણાય એવા જીવની સામે આવી અને આમ કે છે એને શું જ છે ભગવાન સિંહની સામે જેવા આમ કરીને બ્રહ્માંડો ચોળી નાખતા હોય હું સાધુ ચોળી નાખતો હોય તો આને શું કેવા કેવા છે તો આમાં તો ભગવાન શ્રી તો ગોઈતો હે જેમ નકશામાં બધા ટપકામાં અમદાવાદ પરવું ને એમાં આપણું આ હોલ દેખાય ને કોઈ નકશામાં હોલ દેખાય તો આનંદ પ્રમાણમાં કુકડ નો દરબાર શું મળી દેખાય તમારું અન્ન મારા પેટમાં છે એટલે હું આવ્યો છું મેં તમારું શું બગાડ્યું છે તે નીદ ઉઠીને મને સો ગાળો થયો મને કશો વાંધો નથી પણ હું પરમેશ્વર છું તમને એનો દોષ નહીં લાગે તમારું અન્ન ખાધું છે ને એટલે ચેતવું આવ્યું છે ભગવાન શિવ કે પ્રભુ મેં તમને ક્યારે જમાડ્યા અને જો મેં તમને જમાડ્યા હોય તો તો હું તમને પછી ગાળું કેમ દઉં તો કે યાદ કરો વર્ષો પેલા તમારા ગામને પાદરે તમે ને તમારો એક કામદાર બેઠા હતા ત્યારે કોઈ ઉપર પિંગળ વરણી જટા હતી એવો એક બાળુડો બ્રહ્મચારી આવ્યો તો કોઈ નીલકંઠવરણી રૂપે કુકડાય અને એને તમે જમાયું હા એક નાનકડો એક ભાડું છો બ્રહ્મચારી આવ્યો હતો એની નાની ઉંમર અને તપશ્ચર્યા જોઈને મેં નમી ગયા હતા તે મને એમ થયું આટલી ઉંમરમાં આવું તપ કરનારો અને આવો તેજસ્વી અને આપણે જમાડીએ તો આપણું સારું થાય એનું નામ નીલકંઠ હતું એ જ હું સ્વામિનારાયણ પોતે ઓ હો હો હો મારા બાપ પગમાં પડી ગયા એ અનાજ મને બોલાવે છે એટલે હું કહેવાય આવ્યો છું લ્યો જય સ્વામિનારાયણ અદ્રશ્ય થઈ ગયા ભગવાન સિંહ આમથી આમ તરફે હવે તો વેલું હવાર પડે વહેલું ગઢડા જવું એના જઈને પગમાં પડી જવું આવો ક્યાંથી મળે અને આ તો પરમેશ્વર કેમ આવ્યો ને કેમ ગયો આને ગાળ્યું દેવાય હવે તો દેખાય ગયું સાચી અને બ્રહ્મચારી નો ભાવ હતો ઊંધું કાઢતા હોય પણ આ તો સાચો તપસ્વી તપસ્વી તપસ્વી બાપ હતો આ તો તપેશ્વર હતા જો ભાઈ એક પણ સાચી જગ્યાએ કરેલું સત્કર્મ ક્યાં પહોંચાડે છે યાદ રાખજો હે મારી ચીરી ને મરચું ભરી દઈશ તું જ હરામી મારો જીવ બગાડનાર તું જ છો હા હા બાપુ તમને શું થઈ ગયો એક રાઈત માં હજી હાંજે તો ગાયડું ઠપકારી ગયો પણ બાપુ આપણે પણ આવડો ક્રોધ કાઉનો બાપુ શું થઈ ગયો તો કે સાંભળી લે ચારણ મને આજ રાતે સ્વામિનારાયણે દર્શન દીધા હા હા હા હા તમને ભ્રમ થઈ ગયો છે એ ક્યાં ભગવાન છે તમને ભગવાન રૂપે દર્શન મને દર્શન દીધા અને મારે એની પાસે જીતભ્રમ થઈ ગયો કઈ વધારે પીવાય તો ન તૂયું ને નહીં નહી ચારણ એ ભગવાન પોતે અને મારા ગરડા જાવું છું ચારણ કેતો તો હું આવું બાપુ પણ હું માનતો નથી હો એ ભગવાન હોય પણ તમે મારા ભાઈબંધ એટલે મારે તમારું જરા બગડે જોવા મારે હારે આવવું પડે હવાય ભાઈ બંધ હોય હાલ હારે આવવું હોય તો એ બે જણા ઘોડા લીધા આ વાગે દાદા પેલા ગરડામાં લાધા ઠક્કર મેળ્યા થી એમને ત્યાં એના કામદાર ને ત્યાં ઉતારા કર્યા ઘોડા બાંધા પાણી વાણી પીધા ગયા દાદાના દરબારમાં મારા લીમડાના વૃક્ષ નીચે બેઠા છે આમણે શું કર્યું હાવ મનુષ્ય જેવા તે કોઈ બેઠો સામાન્ય માણસ એમ બેઠેલા તકેકો મનુષ્ય કરવું લીલા એટલે શું તો પેલા આવ્યા બે જણા ઉભા રહ્યા આવો આવો આવો એ ભાઈ જે પયા અમને સન્માન બનમાન કરવું કોઈ અજાણ્યા લાગે છે અજાણ્યા બોલ્યા એટલે આને થઈ ગયું કે અજાણ્યા કે સાંજે આવ્યો તો આપણા શૈણ ખંડ ઈ કોણ તો ચક્કરબમ થઈ ગયું આ તો કે કોઈ અજાણ્યા આવ્યા છે સાચો સાચો કે બેઠા પણ કઈ કોઈ કોઈ વાત એ કે હું તમને રાઈ મળ્યો મેં તમને વાત કરી કઈ જ નહીં ક્યાં ઉતરા છો શું છે પાણી વાણી પીધા આવું એ બધું પૂછ્યું કોઈ આવ્યા વાતો ખરી ભગવાનજી ને થયું કે આ નથી જોયું ઝપટ થોડી વાર બેઠા ને પછી તરત તરત ચારણ ને ઠો હમાય રહ્યો છે ચારણ ના એટલું જોતું હતું તમે કહો ભગવાન છે કશું કાંઈ કાંઈ કાંઈ છે દેખાય તમને આમાં એમ બાપુ અને તમે કયો મને દર્શન દીધું તમને ત્યાંથી અજાણ્યો છે અરે પણ એમ કેમ હજી તમે આવ્યા છો અને એમ નીકળી જવાનું પણ બસ હવે પછી હું દર્શન કરી આવ્યા હવે અમે જશું એમ કઈ જવાતું હશે તમે આમ અમારા પેલાના એના એટલે તમે અમારા સંબંધીમાં આવો ઓળખાણ થઈ કહેવાય તમે અહીંયા રોકાવો તો કે ના ના ના હવે તો નહીં જાઓ એટલે અધા ઘટ પણ તમે એક રાઈત તો રોકાવ આવ્યા છો થાક ઉતારી જાઓ ને શું વાંધો છે બહુ આગ્રહ કર્યો એટલે આ ભગવાનસિંહને થયું એ સારું રાઈત રહી જાય પછી નવરા પડ્યા ને એટલે ચારણની બી વાતો કરે ભગવાનસિંહ કે ચારણ હજી મને થાય છે આપણી એકવાર જઈ આવીએ ભગવાનસિંહ બોલે છે એકવાર આપણે જઈ આવીએ અને રજા લઈ આવી પછી જાય રજા લીધા વગર શું કામ જવું કારણ કે પણ હવે જવાની જરૂર શું છે આ જે કરીને તમે ખોટામાં પગ ઘલવા જાઓ છો ના પણ મને એમ થાય છે કે ભાઈ આપણે આમ તો એના ઘરડાના મહેમાન થયા એકવાર જઈ આવીએ તમે જઈ એમ કહી દઈ સારો તમારો મન રાખો પણ આમણે ભગવાનસિંહે કીધું જો હજી મને એમ થાય છે કે જો એ એમ કહે કે તમે આવ્યા છો તો બે ત્રણ દી રોકાઈ જાઓ એમ કહે બીજું આપણે ફરીથી જઈએ અને આપણું સન્માન કરે સવારે જ ગ્યા જતા ને તોય પાછું જાણીએ પહેલી જ વાર છે એમ આપણું સન્માન કરે આપણને એમ કે તમે બે ત્રણ દિવસ રોકાઈ જાઓ અને સ્વપ્નની વાત કોઈ પણ પ્રકારે કાઢે તો માનવાનું એ ભગવાન છે કારણ કે હા એમ આ કબૂલ કરો એ કાંઈ તમારું ફળવાનું નથી ભગવાન શીખે પણ આપણે આપણા બે પૂરતી વાત રાખને તો હા આમ એમ જ રાખું ચાલો સીધા ત્યાંની દરવાર ગઢમાં આવ્યા આવીને જેવા બેઠા ત્યાં મારે ઓહો આવો આવો આવો આવો બેસો બેસો એ પાર્સદ લાવો ગુલાબના હાર લાવો આમને પહેરાવી સન્માન કરી આ તાજું સન્માન કર્યું આને બઉ એક વાર આમ જરીકામ અવળું હવળું સાચી વાત છે ને એટલે પેલા અવળું ધોકાવ્યું હવે અવળું ધોકાવે છે મારે હાર પહેરાવ્યા સન્માન કર્યા બહુ સારું થયું કુકડ ના દરબાર ભગવાન સિંહ હા જે તમે આમ આવ્યા છો તો બે તંડી રોકાઈ જાયજો બોલ્યા ગયા તો ચારણ શામળો થતો જાય હોય શિયા થતો જાય અને ભગવાન સિંહ ચારણ જોતા જાય બે થઈ ગઈ વાત જો સન્માન કર્યું તાજું પાછું કીધું તમે આવ્યા છો બે ત્રણ થી રોકાઈ જાયજો હવે એક વાત છે સ્વપ્ન ત્યાં મહારાજ બોલ્યા ભગવાન તમે કઈ એમના થોડા આવ્યા છો હે મહારાજ હા તમારા શૈન ખંડ માં રાતના બાર વાગ્યા પછી જે આવીને તમને કઈ ગયો અવકાશમાં ઉભો તો એ હું પોતે અને ભગવાન દોડીને પગ પકડી લીધા ચોથા રડી પડ્યા મહારાજ મેં તો તમને બહુ ગાળોથી મેં તમારા બધા ગુના માફ કર્યા છે તમારું બગડ્યું છે મહારાજ મને તમારે શરણે લીધું હું તમારો દાસ થઈને ભક્તિ કરીશ હવે હું ક્ષત્રિય થી ભજન કરીશ મહારાજ કે લાવો જમનો હાથ લીધા શરણે કર્યા સત્સંગી અને ભગવાન સિંહ એકાંતિક ભક્ત થયા ભજન કરનારો પુરુષ તમે જો કુકડ દરવાર ભગવાન સિંહ એટલે સ્વામિનારાયણ સ્વામીનારા રંગ લાગ્યો એક જ વાત મારે અહીંયા કેવી છે એટલે શિશુપાલ જન્મ્યો ત્યારે ચાર હાથ અને એક ત્રીજું નેત્ર વધારાનું હતું એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો ફયનો દીકરો હવે આવું ચાર હાથ અને આવું બલાખડા જેવું જન્મે એટલે કોઈને થાય ને આંખમાં પાછું નેત્ર ક્યાંય ન હોય વિચિત્ર લાગે એટલે વધારાના બે હાથ અને આથી એનું મોત માનવું એટલે આ શિશુપાલ ની માં જે આવે ને એને ખોળા મૂકે પેલા ને શિશુપાલ હા હા મને શું ખોળા આવો લડતા જે હોય ને ખોળા તમે ગયા હોત ને તો તમારો ખોળામાં મૂકત એટલે ભગવાન કૃષ્ણ ને પગે પડી ગયા મારી દીકરા હું તારી ફઈ થોડી દીકરો કેવા આ તારો ભાઈ કેવાય આના ઉપર દયા રાખ્યા પણ શું દયા મેં કઈ કરી નથી નાખ્યું ને તો કે ના આવું કીધેલું છે કે એનું મોત હવે તારે હાથે થાય છે એ વાત કરે તો થાય મારે તો કે નહી દીકરા શરત મૂકું બોલો જે બહુ મીઠી વાત છે એ સો ગાળો તને દે તો જ તારે મારવું કબૂલ પણ જો આજે નવાણું દીદી ને એ કરી જાય તો તે દી નહી એક સાથે સો દેવી ભલે એ મંજુ તે મારો રોજ તો કોઈ શોધી આ હતા શ્રદ્ધાળુ રોજ ઉઠી નહીં પચીસ ત્રીસ અઠાવીસ એમ ઓગણત્રીસ ક્યારેક સદી રોજ તો ન થાય ને ક્યારેક નર્વસ નાઇન્ટી થઈ જાય નાઇન્ટી નર્વસ એવું જાય એટલે કઈ થાય નહીં એને એમ આને ક્યારેક ક્યારે જાય થોડુંક રહી જાય અને પછી જયારે રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર મહારાજ ઇન્દ્રપ્રસ્થમાં જયારે આરામ ભ્યો એમાં અગ્રપૂજન કોનું કરવું નહીં એમાં બધા આવ્યા બધા રાજા મહારાજાની એમાં શિશુપાલ હતો અને એમાં એમાં સહદેવે પહેલો પ્રસ્તાવ મૂક્યો કે અગ્રપૂજન જો કોઈનું કરવું હોય તો આર્યવર્તમાં એક માત્ર શ્રીકૃષ્ણ છે આના શિશુપાલ ઉભો ગોવાળિયાનું અને એમ કરીને લેડો શરૂ કરી આવો વિભિચારી છે ને છે તેવો છે અરે ભાઈ બોલાય નહીં એવું ભગવાન શ્રીકૃષ્ણ એ ગણે ગણે અરે ત્યાં કર્યું ભલે પાછો ધીમો પડે ને ભગવાન શ્રીકૃષ્ણ તરત ઉભા થાય કે એવું મેં કેદી કર્યું એ કરનારો તું છો અને ભાઈ ઉખડે અને જેવી અઠાણું ઉપર જેવા પહોંચ્યા ભગવાન આમ હાથ કર્યો અને સળસડાટ ત્યાંથી સુદર્શન ચક્ર આવ્યું ખબર ના પડે તેજનો લિસોટો થયો ત્યાંય નવાણું સો બોલ્યો અને ભગવાન શ્રીકૃષ્ણ જવા દીધું ધાડ દઈને માથું કાપીને સુદર્શન જતું રહ્યું અને શિશુપાલનો વધ કરી નાખ્યો હા હાકાર થઈ ગયો પછી બહુ મોટી ઘટના છે મારે એ કેવું છે કે એક જ વખત સો ગાળ દીધી પતાવી દીધો સહજાનંદ સ્વામીને રોજ સો દેતો હતો તોય માયરો નહીં તારો છે ને તમે આજે તમને કેટલા ભેદ કેટલા દેખાણ આજને આમ તમે વાતમાં જુઓ તોય હજી તો હું તો હું કાંઈ એવો થોડો કંઈ આમ ગુણકથન કહેનારો વ્યાસ વાલ્મિકી જેવો છું પણ એ જ આ કલમને લખાય તો કેવું અદ્ભુત વ્યક્તિત્વ છે નીટ ઉઠીને સો ગાળો દીધી માર્યો નહીં એને તારી એકાંતિક ભક્ત બને વાલા તારા વામ કરણમાં તિલ તેણે મનેડા અવગુણ જોવે જ નહીં ગુણ જોવે તમારા તમારું અન્ન મારા પેટમાં છે કેવી મોટી વાત છે સાંભળો પ્રેમાનંદ સ્વામીને મહારાજે એકવાર કીધું આ અમથું નથી લખાણું સ્વામી તમે બુરાનપુર જાઓ અને ત્યાં તાપીદાસ વૈરાગીનો આશ્રમ અખાડો છે ત્યાં તમે સંગીત વિદ્યા શીખો એટલે તમને બહુ સ્નાન થશે ભગવાન કેવું કેવું કેમ બધું શિક્ષા દીક્ષા બધું કરાવે છે ભલે પ્રેમાનંદ ને તો તમે જાણો બસ સારંગી સિતાર લઈ ચાલી નીકળ્યા મહારાષ્ટ્રમાં બુરાનપુર તાપીદાસ વૈરાગીનો ભવ્ય આશ્રમ હાથીઓ ઝૂલે વૈભવ્ય આશ્રમ સંગીતકારો કેટલા અને ત્યાં વાત કરી કે મારે સંગીત શીખવાનું છે બઉ સારું બોલો ઉદાર માણસ જે આવેદ્યાનું દાન કરવાનું અન્નદાન કરવું વિદ્યા દાન કરવું સાધુ પુરુષો કઈ રહ્યો તમારે જોઈ એ સગવડતા લ્યો શીખો એક ઓરડી કાઢી દીધી રહેવા બધી વ્યવસ્થા સ્વામી સંગીત શીખે પણ સજાનંદ સ્વામીના આવા ગુણિયેલ સાધુ એના ગુણ નો તો જ્યાં જાય ને અંધારામાં અજવાળા થાય સૌને આદર થાય છે દિવસો પર દિવસો જાય છે બે મહિના ત્રણ મહિના ચાર મહિના પ્રેમાનંદ સ્વામી હાથી ઉપરે ફરે માલે આવે જાય આવી સાહેબી આશ્રમ ભાઈ છ છ મહિના થઈ ગયા પણ પ્રેમાનંદ સ્વામી ગઢડા જવાનું નામ લેતા નથી અહીંયા રહેશું ભજન તો સિરીઝનું કરીએ જ છીએ જોશું જવાનું થાય ત્યારે જશું કોઈને એમ થાય કે પ્રેમાનંદ સ્વામી બંધાઈ ગયા હું એવું માનું છું અને એવું મારો અંતરનો એવો અવાજ છે બંધારણા નથી પણ પ્રેમાનંદ સામેને થાય છે ગરડા નથી જવું એવું તો થાય જ છે હવે અહીં રહેવું છે ભજન કરશું પછી અનુકૂળતા હશે ત્યારે મહારાજના દર્શને કેમ જઈશું ગમે ત્યાં ભેટો તો થશે અહીં સુખે રહીએ એની પાછળનું કારણ પ્રેમાનંદ સ્વામીને જ્યારથી સાધુ થવાની દીક્ષાની વાત કરી ત્યારથી ઘણા સાધુને થયું એને સાધુ ન કરાય ચરિત્રમાં જોયું છું કારણ કે એ મુસલમાનને ત્યાં ઉછર્યા છે અને વર્ણાશ્રમનું જોરદાર ત્યારે બધું હોય બસો વર્ષ પહેલા એટલે સાધુ કર્યા તોય ઘણાને ગેડ પડે નહીં મારે તો ઘણી વાર આ બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સામે આવા બધા દેવાનંદ સામે એમાં ઘણી વાર તો બાર બાર સોળ સોળ સંતોને રાઇતે જગાડી જીવવા પાસે દહીં ને ખીચડોને પાપડને એ બધું મંગાવી એ એક ત્રાસમાં બધું ભેળું કરે એ રાઈત જામી હોય ખાટલાઈની વચ્ચે ત્રાસ મૂકે સહજાનંદ સામે આમ ફાળિયું બાંધીને આમ બેઠા હોય અને આમ ફરતા સંતોને બેસાડે અને પછી મહારાજોએ ભેળું કર્યું ને દહીં પાપડ અને જે ધાન એમાંથી આમ જ બે કોળિયા જમે રાતના બાર વાગ્યા પછી બધા સુઈ ગયા હોય એમાં થોડુંક જમે પછી બાજુમાં લોટો બ્રહ્મચારી મૂક્યો હોય એમાંથી પાણી પીવે અને પછી કે અને એમાં પ્રેમાનંદ સામે હોય અને પછી કે બધા સંતો આમાં જમો એક પ્રેમાનંદ મારે જમો અને આ બધા સંતો જમ્યા એમને તો પહેલા વાંધો નથી પણ છતાંય કોઈ કોઈ ધર્મનિષ્ઠના એવા બધા અંગ હોય એટલે પ્રેમાનંદ સ્વામીને મનમાં એમ થાય કે મારા માટે મહારાજને કેટલું કરવું પડે છે મને કેટલો સાચવવો પડે છે આ બધાને જમવાનો છો છે હું જરા પંક્તિમાં આવી જાઉં કે પેલી બાજુ આવી જાય તો તરત બધાને એમ થાય કે આ મુસલમાન છે એને આભડછ અને એ એવું કરે છે એટલે મહારાજને પીડા થાય છે અને મારા માટે અડધી રાતે જાગીને પાછું આવું કરે છે એના કરતાં બહેતર છે હું જામ જ નહીં મારા માલિકને શું કામ દુઃખ આપવું એટલે હું છેટો રહું એટલે કોઈને પેલું થાય નહીં મારોને એનો કાંઈ પ્રેમ તો હોય જવાનો નથી કાંઈ મેં જે રસ પીધો છે એ બીજે જવાનો નથી પણ રાત દિવસ એક નાના બાળકને સાચવે એમ મને અને મને બીજી કંઈ ગમ પડે નહીં હું તો એક સહજાનંદ સામેને ઓળખું એ છે બીજું હું કંઈ ઓળખતો નથી અનાથ બાળક હોય ને એને પછી બહુ પેલું હોય ને હા એટલે એ તો પણ આ બધું થાય એટલે છેટા સારા એમ એટલે સૌને બીજાને જેને એવું લાગે છે તો એને નિરાજ આવું પ્રેમાનંદ સ્વામીને મનમાં હોય અહીંયા રહી કારણ કે વર્ણાશ્રમ તોડી નાખી તે આજે તમારે બધું ભેળસ થઈ ગયું છે જમરાળાના એક વાત કહી દઉં જમરાળા નામ ગંગારામ દવે મહારાજ જમરાળા હતા તો મહારાજ કે ગંગારામ મારે ઘરડા જવું છે રાો ને હું મૂકી જાઉં અને એના બળદ શંકરના પોઠિયા જવા ધોળા માછા જવાને હેવા ઘાટીલા શીંગડા અને માથે મથરાવટી નાખી હોય અને માફો બાંધ્યો હોય અને બળદગાડું પણ એવું સરસ મજાનું અને બ્રાહ્મણ એવો પાછો જીવ આમ ચોખ્ખાઈ વાળો ગાડો વાડો એવું લીસું લપટ્યું અને બળદે એવા પણ અને ગંગારામ ગાદલા પાથરી જ બેસાડ્યા અને બળદગાડું નાખ્યું પણ બળદનામ એડ્યું થાય ન વેગ પકડી લે ને એવા ચાલે એવા રૂમઝૂમ એવા ઘૂઘરા બાંધેલા પાછા એવા નાનકડા ને એવા રૂષ્ટ પૂછો ને એવા શંકરના પોઠિયા જેવા લાગે ને એવી રીતે ગાડું ચાલે ખડકો આવે નહીં એટલે મહારાજ પેલા ગંગારામને ખભે હાથ મૂકીને કે એ ગાડું આંકે ગંગારામ હા મહારાજ આ બળદ તારા છે હા મહારાજ મારા છે બહુ સરસ વળી પાછું ગાડું વેગ પકડે એટલે વળી પાછો ખભો લાગે હે ગંગારામ આ બળદ તારા છે હા મહારાજ મારા બળદ છે વળી પાછું બળદ ગાડું વેગ પકડે એટલે વળી ખબર પકડે હે ગંગારામ આ બળદ તારા છે ગંગારામ નીચે તમારા છે આ એટલું જ કામ છે ને તમારે કરવાનું આ ત્રણેય તમારા છે શ્રીજી મહારાજ કૂદકો મારી નીચે ઉતરી ગયા હા હા ગંગારામ હા તે હું પૂછપુછ શું કર ભક્ત જુઓને ભગવાને જોવો ભાઈ આમ થાય ગંગારામ તું ભલો વલો તું સમજી ગયો કોનો છો હવે મહારાજ કે ગંગારામ અમારે કઈ લઈ નથી લેવા પણ જો આ ગોપીનાથજી નું મંદિર થાય છે ને તો એમાં મંદિરનું બધું થોડું ઘણું કામ થાય ત્યાં સુધી તું બળદ ને સેવામાં રહ્યો ભલે મારે અરે રાખો તો તમારું છે હવે હવે કેતા નહીં મને પૂછતા નહિ ગંગારામ બળદતા રગવાન ને ખો ભૂલાવી દીધી તમે કયો ત્યારે જઈશ ભલે ગંગારામ છે ને પછી તો ગોપીનાથજી સેવામાં લાગી ગયા ઘરે બધા રાહ કે મુકવાઈ ગયા છે શું મૂકવાઈ ગયા રહી ગયા એમનો સેવા ભાઈ રહેતા રેતા રેતા રેતા રેતા રેતા સેવા કરતાં કરતાં આવી રીતે હોય ને મહારાજ રાજી થઈ જાય એમાં ઉનાળાને સિઝન આવી સરસ મજાની કેરીઓ આવે અને એકવારી ગંગારામ બધા બેઠા છે અને બીજા ભક્તો બેઠા છે મહારાજને શું મોજ ચડી ગઈ ત્યાં કેરી લઈને બ્રહ્મચારી આપી એ સીધી લઈ ગોળી અને મૂકેલી બ્રહ્મચારી દીટ આમ તોડી મહારાજે એક ગોંઠ કેરીનો માર્યો રસ પીધો અને કીધું ગંગારામ લે ગંગારામ કેરી હવે જાણવા જેવું છે ગંગારામને કેરી દીધી એટલે ગંગારામ કે આ કેમ ખવાય શ્રીજી મહારાજ બ્રાહ્મણ ખરા પણ કોળીનું ખાય દરબારનુંય ખાય અને હું શુદ્ધ બ્રાહ્મણ એનું ચૂસેલું મારે શે ખવાય ન ખાધી કેરી આ જો ધર્મ તમે જોવો મારી એટલા માટે મેં આ પ્રમાણ આપ્યું કે પ્રેમાનંદ સામે શું વીતતું હશે પ્રેમાનંદ સાહેબ હમથા તાપીદાસના ખાડામાં રહેવાનો સંકલ્પ ન કરાય કેરી ના ખાધી એને કોઈને આપી દીધી ન ખાધી પૂરું થઈ ગયું પણ પછી તો સેવા કરતા કરતા એને વૈરાગ્ય થઈ ગયું એટલે મહારાજે કીધું મારે હવે હું તો તમને સમર્પિત થઈ ગયો છું મારા સાધુ થવું છું ગંગારામ તારી જેવી ઈચ્છા અને ગોપીનાથજી મંદિર તો છેલું જ હતું કર્યા સાધુ નામ પાડ્યું જ્ઞાન સ્વરૂપાનંદ સભામાં દંડવત કર્યા ગોપાળા સ્વામી યોગી મહારાજ એમ ની સામ જોઈ ગોપાલ ચાદર આડી રાખી હિશ્યા એ કઈ જેમ તેમ જાણે કે આવરી નતી ચૂસી હતા નઈ તે હાજરી પણ એ બધું જાણે એટલે હસ્યા એટલે મહારાજ કે કેમ યોગીરાજ હસ્યા તો કે મહારાજ એના નામ ગુણ ન પાડ્યું તમે એનું જ્ઞા જ્ઞાન સ્વરૂપાનંદ નહીં એને ધર્મનું અંગ છે ધર્મ સ્વરૂપાનંદ પાડો એટલે મહારાજાને બ્રહ્મ ગોપાળી બે અરસપરસ હસ્યા અને નામ બદલી નાખ્યું અને ધર્મ સ્વરૂપાનંદ નામ પાડ્યું ખુલાસો કોઈ થયો નહીં બીજે વર્ષે જતા જતા ધીમે ધીમે મહારાજ ગોપીનાથજી પધરા થોડો સમય ગયો મહારાજ સોદમ પધારી ગયા અને પછી તો પેલા સેવામાં હોય ને પછી અચાનક મહારાજના ધામમાં જ આવવાનું સદમ પધારી ગયા પછી ગોપાળાનંદ સ્વામી સાથે રહેવાનું સત્સંગ ના બધું સેવામાં જ્ઞાન વધ્યું પછી સાથે રહીને અને મહારાજ અચાનક તિરોધાન થઈ ગયા હોશ હતી મનમાં કે હું સાધુતીન ઘણું રહીશ મારા તો સ્વધમ પધારી અને પછી જેમ જેમ એમાં સમજાણો પછી ઓલી વાત યાદ આવી કેરી ઘોડીને આપી મુખની પ્રસાદી આપી હું પાપી હું દુષ્ટ હું અધમ મેં ચૂસી નહી જો મેં ચૂસી હોત હવે તો યોગ્ય હોય હવે હું ક્યાં પુ માથા પછાડ્યો દિવાલમાં ઉભા સાંભળી જાય ને વાત ઊભા થઈને દિવાલમાં માથા પછાડે સાધુ આશ્વાસન આપે શું કરો રાજી લે ગંગારામ ને તે દીપી ગયો તો મારી શું દશા હોત શું મને રસ હોત હા હા મને એમાં કેટલો રાજી ભરીને આપ્યો હોય પણ મારો વર્ણાશ્રમ આરડો આવ્યો અને હું અભૂત કે મેં મારું બ્રાહ્મણીય ઉપરું રાખ્યું ભગવાન માટે આ કંઈ હોય જોવાનું પણ મને જ્ઞાન નહીં હું આવભૂત રહ્યો અને કેરી ચૂસી નહીં ગોપાળાનંદ માથા પછાડે કે સ્વામી તે તમને આ મારું નામ બદલ્યું તો તમને ખબર હતી તો ખબર હતી એટલે બદલ્યું અરે સ્વામી મારા કોઈ ભાગ્યો નહીં સ્વામી કે ભાઈ એ તો ભાઈ હવે જે વાત પૂરી થઈ ગઈ હવે કંઈ તને કેરી મળવાની નથી હવે તમારો વિરહ છે એ પર્યાપ્ત છે અમે રાજી છીએ મહારાજ રાજી છે આવી નાની ભૂલ થઈ જાય એમાં આટલો પશ્ચાતાપ ન કરો પણ સ્વામી મારો જીવ બળે છે હું શું કરું મને આ રસ ક્યાં મળે ભાઈ એ એનો રસ મળશે એની પાસે જ જવાનો છે તું ત્યાં માગીશ ને એટલો તને રસ આપશે હવે તું શાંત થાય પછી કેટલું કહી કહીને ગોપાળાનંદ સ્વામી એને શાંતિ આપી પણ અંતત કાળે શ્વેલ છેલ્લા શ્વાસે એને આ ખટક રહી કે મેં તે ખાધી આ વર્ણાર એ પ્રેમાનંદ સ્વામી નડે નહીં હવે પ્રેમાનંદ સ્વામી તો ત્યાં રહી ગયા એમાં નરો નારાયણંદ કૃષ્ણાનંદ સ્વામી પૂર્ણાનંદ સ્વામી ત્રણ જણા મહારાજ કીધું બુરાનપુર જા એટલે ફરતા ફરતા એ બુરાન મહારાજ પ્રેમાનંદને યાદ નથી કરતા આ કાંઈ ઓછી માટી નહીં કાંઈ એ એને કાંઈ યાદ જ કરતા નથી કે ફરો સત્સંગ કરાવો એ ત્રણેય હજી ત્યાં જ્ઞાન થોડા દિવસોથી આવશે એમને કંઈ ખબર નહીં કે અહીંયા પૂર્ણાનંદ પ્રેમાનંદ સ્વામી છે ને ક્યાંક ક્યાં છે ને કારણ કે એ વખતે કંઈ પાંચસો સાતસો આઠસો બે હજાર સંતો હોય ત્યાં બધા હરતા ફરતા બધા જે ઘટના ઘટે ગઢડામાં કંઈ બધી એમને હાજર તો ના જ હોય કોઈ ગામડે ત્યાં આવે પછી હજી ઉભા આવે ત્યાં મારે કે તમે આમ જાવ તો તરત ખેલા લઈને હાલતાથી જાય જોડિયું લઈને પુરાણ પુરાવે થોડા દિવસ થયા હશે ભિક્ષા માગી ને રે ને કોઈ મળે તો વાતચીત કરે કથા વાર્તા કરે ને સમજાવે કોઈ મુમુખ હોય તો શરણ્ય થાય આવું બધું ચાલે એ વખતે આખા મહારાષ્ટ્રમાં ને બધા મધ્યપ્રદેશમાં ફરતા ફરતા ફરતા ફરતા હેરાન થતા થતા અતિ કષ્ટ અને પાર કરતા કરતા અદભુત સ્વામી બુરાનપુરમાં આવ્યા અને આ ભેળા થઈ ગયા ત્રણ હતા ચાર થયા ગામને બજારે ચોરો હશે ને ઓટલો હશે ત્યારે ચારેય સંતો ત્યાં બેઠા હતા પેલી વાર ભેળા થયા અદ્ભુત આનંદ સ્વામી આવ્યા એટલે બેઠા એ જમાના દુખ તો બહુ હતા અને અદભુત છે તો ભયંકર દુઃખો ભોગવીને આવ્યા હતા સાઈઠ સાધુ લઈ નીકળ્યા હતા ઓગણસાઠ ભાગી ગયા હા એની વાતોમાં પોતાના હાથે લખ્યું છે હું સાઠનું મંડળ નીકળ્યો તો એકલો બુરાનપુર બોલજો ઓગણસાઠ વ્યાઈ ગયા કારણ કે એટલા બધા કડક વર્તમાન હતા એવી રીતે રહેવાનું કે કોઈથી સહન થાય જ અને એમાં માંડ માંડ થોડા ગણા સમજાવીને રાખ્યા હતા ત્યાં મહારાજ નો કાગળ વા અને મહારાજ કે હજી વન રેજો તમે તો કઈ કરતા જ નથી કરવાનું હજી ઘણું છે એમ કરીને એને વધારે કડક શબ્દો વર્તમાન ના બધું લખ્યું એ જ રાતે બીજા આવી ગયા પછી અધ એકલા એકલા કષ્ટો સહન કરતા એ બુરાનપુર આવ્યા અને આમાં ત્રણ સંતો નરો નારાયણ સાહેબ કૃષ્ણાનંદ પૂર્ણ હતા એ ત્યાંથી એકમી હાથી ઉપર લઈને ગયા છે એ પાછા ફરે વૈરાગી અખાડામાં હવે એ અંબાડી ઉપર ચોલી અને પ્રેમાનંદ સ્વામી જાઓ જઈ લે અને આ બધા ધોકા ખાઈ આવેલા બધા ત્યાં ચારેય બિચારા અને અદભુતાને સાહેબ વચ્ચે કે છે ને મને આઠ આઠ દાડા સુધી ખાવા નતું મળ્યું અન્ન નહીં કઈ જમવા ના મળે એવી કેવા હોય એમાં પ્રેમાનંદ સ્વામી અંબાડી ઉપર ત્યાં નીકળ્યા હાથી ઉપર એટલે હાથી જોયા ઘોઘરાવાઈ ગયા એટલે આ સેજ આ સંતો નજર ગઈ નજર ગઈ ત્યાં જોયું ત્યાં તો પ્રેમાનંદ સ્વામી પ્રેમાનંદ સાહે આમ જોયું કે ઓળખી તો જાય જ ને કે આ છે આ પૂર્ણ છે આ કૃષ્ણ છે આ નરો છે ઓળખી તો જાય ને આમ નજર ગઈ પ્રેમાનંદ સાહેબ તરત મોઢું ફેરવી લીધું અને જોઈ ગયા બોલ્યા નહીં હાથી ઊભો રાખ્યો નહીં વાતચીત કંઈ કરી નહીં હાથી તે ગતિમાં લઈ અને તાપીદાસના ખાડામાં જતા રહ્યા આ ચારેય સંતો વિચાર કરે કે પ્રેમાનંદ સ્વામી જેવી રોજુ પ્રકૃતિનો સાધુ આવું કરે કેમ આ એમની પ્રકૃતિ વિરુદ્ધ છે આપણને જોયા આપણે એમને જોયા છતાંય નજર મિલાય તરત આમ કરી દીધું નીચે જોઈને હાથી લઈને ભેગા અને હાથી ઉપર પ્રેમાનંદ સ્વામી ફરે છે નક્કી પ્રેમાનંદ સ્વામીને ત્યાં રોકાવાનું હોવું જોઈએ એમ અદભુત આનંદ સ્વામી એટલે એમને ખ્યાલ આવી ગયો પૂર્ણાનંદ સ્વામી માનો માનો સામું નથી જોયું એનો અર્થ એ છે કે આ તાપીદાસના અખાડામાં મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રેમાનંદ સ્વામીને સંગીત વિદ્યા શીખવા મોકલ્યા હતા અને આ એના અખાડાનો હાથી હોવો જોઈએ અને હાથીને હોદે ફરે છે અને આપણી સામું નથી જોયું એનો અર્થ એ છે કે એમને હવે આપણી ભીળું આવવું નથી એટલે ભાઈ ગયા છે પણ આપણે પ્રેમાનંદ સ્વામીને લીધા વગર જવું નથી કહેવાય આંતર સંબંધો છે પણ હવે કેમ જવું ને કેમ કરવું તો ચારેય મંત્રણા કરી શું કરવું અને અદભુત સ્વામી મેં કીધું ને મહાવિચક્ષણ રામાનંદ સ્વામીને ભેટેલા એ એમણે પેલા ત્રણને કીધું તમે રહ્યો તમારે જ્યાં બેસવું ત્યાં બે હું પછી તમને ભેડો થઈ જઈશ રાત પડવા દેવું રાત પડે એટલે હું એની પાસે પહોંચીશ અને અદભુતાનંદ સ્વામી એકલા રાતે તાપીદાસના અખાડા મૂળ અને ત્યાં ગમે તે મીઠું આ તે બધું બોલી પ્રેમાનંદ સામે નું નામ કઢાવી એ ક્યાં ઉતર્યા છે એ ઓરડી પૂછી અને ત્યાં પોતા હાકડ ખકડી એટલે પ્રેમાનંદ સાહેબ ઉભા થયા અને બાણું બાણું ખોયલ્યું અદભુત અદભુત આનંદ સામે પ્રેમાનંદ સાહેબ બોલે ના બોલે પેલા અંદર ઘૂસી જ ગયા લઈને જ જાવો છે તો અને બાણું કર્યું હતું બંધ પણ પ્રેમાનંદ સ્વામી ભાઈ અદભુતમાં ખાલી બેસો બેઠા એમનાથી જળ પીવડાવ્યું અદભુત સુખ દુઃખ ની વાતો મંડાય એમાં અદભુત સ્વામી પોતાનો હિસ્ટ્રી ખોલ્યો ઈતિહાસ કે હું ક્યાંથી આવું છું કુંજ ગયો તો વચ્ચે કેટલા કેટલા ઓલું બધું થયું એ બધું તો કીધું જ પણ કુંજુબારી હું ગયો રાજા મારી પાસે આવ્યો મારી વાતો સાંભળીને એને ગમ્યું અને મને પધરામણી નિમિત્તે લઈ ગયા અને પછી ત્યાં વાતો ગમી અને એનો એની દીકરી યુવાન એ મારી સાથે પરણાવવાનું નક્કી કરી નાખ્યું મને કશી ખબર નહીં પણ મારી ફરતી પોલીસની ચોકી મૂકી દીધી કે હવે આ સાધું છટકવો ન જોઈએ અને હું બંધાઈ ગયો ચારે બાજુ પોલીસના પહેરામાં પણ મને ખબર નહીં કે આનું શું છે એ મને કે રાજ રીતર છે એટલે આવું કરતા છે પણ ત્યાં રાજકુંવર છે ને વારે વારે મારી પાસે આવતા વધુ આવે એટલે મેં રાજકુંવર નાના પૂછ્યું કે તમારા પિતાશ્રી કંઈ વાતો કરે છે તો મારી બેનને તમારી સાથે પરણાવીશ અને અર્ધું તમને દેવું છે અને તમને ઘર રાખવા છે અદભુત તારી બલિતા કરી હું તો પરણી પરણતો પરણતો મીંઢોળ બંધો ભાગેલો અને મારે જોર છે પછી વિચાર કર્યો કે એક જો આ જોકુ લઈ જાય ને તો કામ કાઢી અને શ્રીજી પ્રાર્થના કરે હોય એક પગે એ મહારાજ એ દયાળુ આમાંથી બચાવો આ શું થઈ ગયું કાલ સવારે આ શું કરશે મહારાજ એમાં એક રાતે એ જરાક પોલીસ જોકે ચીડ્યો અને સ્વામી ગટરનું ભૂંગળું ગરનાળું હોય ને એમાંથી નીકળી અને ભાગ્યા હો ભર્યા ગયા પ્રેમાનંદ સ્વામીને કહેશો સ્વામી હું આમ ભાગ્યો અને એ રાજને સંપત્તિ બધી મૂકી પાછળ પોલીસો આવશે એટલે હું એ કોતરમાં સંતાઈને સ્વામી હું ચોવીસ કલાક ભૂખ્યો તરશું એમને પીડી રહ્યો અને પછી બીજે દિવસે છેક સૂરજ ઉગ્યો ત્યારે હું એમાંથી નીકળીને ભાગ્યો ત્યાંથી પછી એક ગામ ગયું ને એમાંથી બીજે એક ગામ ગયું એમ કરતા કરતા એક ગામમાં તેને કંઈ ખાવા ન દીધું ને આઠ ઉપવાસ થયા ચાલીસ ભૂખે પેટે ચાલ્યો આ કે છે પછી એ કે છે કે મારા પગ હાથી જેવા થઈ ગયા ગોઠણથી વળે નહીં મેં આમ આમ રાખ્યા પગ ભૂખ્યો થયો તો તરસ્યો થયો હતો તેમાં એક જણો શિવાલય આવ્યો એ ખીચડી આપી ગયો પાણા ઉપર મૂકી પ્રેમાનંદ સાહેબ ને ખીચડી ખાધી અને ઓટલાના પથ્થરા ઉપર સૂઈ ગયો થોડોક થાક ઉતર્યો તળાવમાં નાયધ પૂજા કરી વળી પાછો ભાગ્યો એમ કરતા મેથી ગામ પહોંચ્યો ત્યાં હું બેઠો હતો ત્યાં એક અતિત બાબાજી હતા એ મને મળી ગયા તો મને ક્યાં અહીં બ્રાહ્મણ છે અમારે ત્યાં તો તમે સાધુ મારા જમશો તો ભૂખ્યો તો હતો જ ભૂખ તો ભાઈ સૌને પોષણ તો આપવું પડે અદભુતને છે કે બ્રાહ્મણ બનાવતા હોય તો હું હું ઘેરાઈ ગયો ને તો આપણી રીત પ્રમાણે કે હું ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો એને બહુ ગુણ આવ્યો કે આવો સાધુ કલયુગમાં ક્યાં મળે તે એને બે દીકરીઓ અને દીકરો કોઈ નહીં પ્રેમાનંદ સ્વામી એને દીકરો કોઈ નહીં બે દીકરીઓ અને સાઠ રોકડી મિલકત અને બીજી મિલકત જે હતી એ તો જ સ્થાવર મિલકતનો કોઈ પાર નહીં એવો તો મોટો મઠ એણે કીધું કે આ બધી મિલકત આ લેખિત કાગળ પાંચ જણાની સહી સાક્ષી સહિત એને લેખિત કરી નાખ્યું અને અદભુત કાગળ આપ્યો બે દીકરીઓ આ મઠ એની ગાદી ઘર જમાય આટલી મિલકત આટલું રોકડ એ બધું તમને આપ્યું અને તમે કાયમી એર્યો અદ્ભુતાનું સાંઈ વાંચ્યું કે વળી પાછું આ શું આવ્યું પ્રેમાન સાહેબ સાંભળ્યો આમ આમ સાંભળે અને આ થયું કે સામે પછી મારે શું કરવું એટલે અદ્ભુતાને સાહેબ હોશિયાર બહુ આમાં તો હું ત્વરિત કામ આવે એટલે કીધું બહુ સારો નિર્ણય છે હું રખડી રખડીને થાય કયો છું અને આવું મળતું હોય તો શું વાંધો છે પણ છે ને આ બધાનો સ્વીકાર કરવા માટે પણ શુભ મુહૂર્ત જોઈએ સારા મુહૂર્તમાં રહ્યો તો બધી વ્યવસ્થા ટકે અને આશ્રમની વૃદ્ધિ થાય માટે આ લેખ અત્યારે તમારી પાસે રાખો અત્યારે મારે સવારે સ્નાન કરવાનો સમય થયો છે હું નદીએ સ્નાન કરી આવું અને હમણાં આવ્યો પછી આપણે બ્રાહ્મણોને બોલાવીએ બધું વિધિવિધ કરીએ પહેલાં થઈ ગયું કે હવે આ જવાના નથી પ્રેમાનંદ સ્વામી એ બાને ભાગ્યો ભાગ્યો ભાગ્યો નાવાનું ધોવાનું કશું નામ ન લીધું શ્વાસભર ભાગ્યો કેટલાય ગામ નીકળી ગયો એમ કરતા રખડતા રખડતા પછી બીજા ગામો ગણાવીને એમ ફરતા ફરતા સ્વામી હું બુરાનપુર આવ્યો અને ત્યાં આપના દર્શન થયા એટલું આપને મળવા આવ્યો છું પ્રેમાનંદ સ્વામીના આંખમાં બોર બોર જેવડા આંસુ પડી ગયા કે સ્વામી તમે આવ્યા બહુ સારું હું નિખાલસપણે કહું છું મને થોડુંક મનમાં થઈ ગયું કે હું અહીંયા રહીશ પણ અદભુત આટલા એટલા કષ્ટ પીડ્યા એટલા એટલા વિઘ્નો આવ્યા આટલી એટલે પ્રલોભનો આવ્યા પણ મારો એક જ નિર્ણય હતો કે અનંત જન્મો ધરીએ તો સહજાનંદ સ્વામી ન મળે આપણને મેળ્યા માટે છોડાય નહીં અનંત જન્મો લઈએ સ્વામી રામાનંદ સ્વામી તોય આપણને સહજાનંદ સ્વામીનો ભેટો આ બ્રહ્માંડમાં તો ન થઈ કારણ કે એ આવ્યા છે આવવાના નથી મને થયું આમાં ક્યાં કાદવ ચૂથવાના એટલે હું સ્વામી મરણીઓ થઈને બુરાનપુર પહોંચ્યો છે પ્રેમાનંદ સ્વામી કે ભલું થયું સ્વામી મને બહુ જાજુ તો નહોતું પણ આવું બધું મેં કહ્યું ને કે અહીંયા સુખે રહીશું આપણે શું કામ કોઈને નડવું નહીં નહીં નહીં એવો વિચાર જ નહીં કરવાનો પ્રેમાનંદ સાં ઉભા થઈ ગયા સ્વામી રાત હા લોચ સવાર તો કરાય અત્યારે જ ઉભા થઈ જાવ એની જોડી પોતે હંકેલવા મીંડ્યા લઈ ગયો લોચા લબાચા ઓલા ત્રણ જણા બિચારા માળા કરે છે હમણાં આવશે કેવી ઘરની વાતો છે પછી અદભુત આનંદ છે પ્રેમાન છે એકબીજાના હાથ પકડી અને તાપીદાસના ખાડામાંથી એમને અંધારે નીકળી ગયા રાહ જોતા હતા એટલે ત્રણ ત્યાં ભેળા થયા એમણે જોઈ લીધું બે આવ્યા વાહ નાચવા મંડ્યા આવેલા પૂર્ણ આનંદ અને કૃષ્ણાનંદ નરોના એકબીજા એકબીજાની જેમ હોય કેમ તમારા ગેમમાં જીતે ને બેઠે ને બધાને ઉત્સાહ લઈએ એમ ત્રણેય સંતો એકબીજાને બેઠે કે પ્રેમાનંદ સ્વામીને લઈને આવ્યા છે પ્રેમાનંદ સ્વામીને લઈને આવ્યા ભલું થયું ભલું થયું અદ્ભુત આનંદ સ્વામી ન આવ્યા હોત તો આપણે શું કરો આપણને તો આમાં કાંઈ હોય પડે નહીં હેં આ બહુ સારું થયું મહારાજ બેઠા છે ને હાલો હાલો પાછા પ્રેમાનંદ સ્વામી ભેળા થયા ત્રણેય સંતો પાછા ફરીથી બેઠા અને રાતે રાતે ચાલ્યા अद्भुत लखरता <laughs> फरता, फरता। पे हूँ तो महाराज मैंने आज्ञा थी कि तू एक फरजे मंडल तो बध विख <laughs> <laughs> <laughs> एक અને પછી કે મેં પ્રેમાનંદ સાંઈને બધાને કીધું કે હું તો એકલો જ મારી જે આજ્ઞા છે એટલે હું એકલો એકલો ફરતો ફરતો મારી રીતે આવીશ તમે તમારે ઘરડે જાઓ આ બધું પાક્કું એમ કર્યું કે હવે આમાં કોઈ તાપીદાસનો કે એનો કોઈનો હવે કોઈ ભય નથી અને પછી આ ચારેય સંતો સહી ધીમે ધીમે કરતાં ગઢપુર આવ્યા દાદાનો દરબાર આવ્યો એ લીમડાને એ વૃક્ષ બધું જોયું પ્રેમાનંદ સ્વામીને હરખ માતો નથી આજે વાલો મારો સહજાનંદ સ્વામી એક તો કવિત્વ શક્તિ છે લીમડાના વૃક્ષ નીચે બેઠા હશે હમણાં હું જઈશ હમણાં એ મને ભેટશે એવા મનખાન એવા સપના સેવતા સેવતા એ પ્રેમાનંદ સ્વામી આવ્યા અને મહારાજ બેઠા છે લીમડા નીચે આવ્યા જેવા પ્રેમાનંદ સ્વામીને જોયા ઊભા થઈને દોટ કાઢીને મહારાજ ભથમાં ગાલીને પ્રેમાનંદ સ્વામીને ભેટી પડે પ્રેમાનંદ સ્વામીને પોતાની ભૂલનો અફસોસ થાય એના ખભા ઉપર માથું નાખીને ચોધા સુરા કોઈને ખબર ન પડે આ શું કામ રડે છે કેવાની એ વાત છે એમણે રડી લીધું મહારાજ હાથ પસરા પીઠ પાસે મહારાજના હાંખમાં પણ વેતના હસવા આવી ગયા પ્રેમાનંદ સાહેબને આશ્વાસન આપ્યું કે તમે ઓછું ન લાવો બેસો પાણી મંગાવ્યું સ્વામીને પાણી પીવડ્યું સ્વામી એટલે લખ્યું એક અછી તાનગા પ્યારી એ પછી તાન ગાય પ્યારી તો અત્યારે ગૌડાતન સંભળાવ છું હા સંભળાવો પ્રેમાનંદ સામે ગળું સરખું કરીએ મોહન બેઠા જરૂર ખે અત્યારે પંક્તિ યાદ આવતી નથી ઈ પ્રેમાનંદ સામે નહિ નહીં નહીં બહુ સરસ રાગ નું છે એ કીર્તન એમાં છે એક પછી તાન ગાય રે પ્યારી ઈ એક કીર્તન પ્રેમાનંદ સ્વામી આલાચું મહારાજે સરસ મજાના કીર્તનો સાંભળ્યા ખાધું પીધું ને રાજ પણ રાજ હવે એ છે વર્ષો ગયા તેદીની ઘડી દિવસો ઉપર દિવસો જાય કોઈ દિવસ પણ સહજાનંદ સ્વામી એમ કહેતા નથી પ્રેમાનંદે આ શું કર્યું આ રાજ છે રાજ આ છે કોઈ દિવસ બાપ સંભાળતો નથી તું હું તને કેમ સાચવું મારું એમ નથી કોઈ દી મેણું માર્યું નથી કોઈ દી યાદ કર્યું નથી કોઈ ટકોર કરી નથી ત્યારે પ્રેમાનંદ સ્વામી કહે છે જન અવગુણ પ્રભુ માનત નહી વાલા તારા વામ કર આ તિલ જેને હોય છે એ કોઈના અવગુણ જોતો નથી એ સહજાનંદ સ્વામી ચરિતાર્થ કર્યો એટલે પ્રેમાનંદ સ્વામી લખે છેલ્લે બે ત્રણ પંક્તિઓ જ એક કવિએ લખી છે પણ હવે જો એના ઉપર વિસ્તાર કરવા જાઉં ને તો બીજી એક કલાક દોઢ કલાક નીકળી જાય પણ હું એકદમ બોલીને તમે સમજી જજો ફટાફટ પણ પૂરું કરવું છે બહુ લાંબુ થઈ ગયું પણ બહુ સાર નહીં એક કવિ ભગવાનને પ્રાર્થના કરે છે બઉ સરસ સાંભળવી ભગવાન કરતા કરતા છે વળીએ બુધા સાધુ ને યાદ કરીએ કરણ હરણ દુખ ના કહીએ કે ના મારા પ્રભુ ના કેવા છે કે દુખ હરણ છે કેમ આપણા દુઃખ દર્દો ને સંભળાવીએ પ્રાર્થના સંભળાવીએ ત્યારે પ્રાર્થના સાંભળીને આપણા દુઃખ હરે છે માટે આ કરણ છે ને એ દુઃખ હરણ છે કરણ હરણ દુઃખ ના કહીએ પ્રાર્થના સાંભળે તો જ દુઃખ હરે કાન આપણા માટે રાખ્યા છે સાંભળે છે અને દુઃખ હરે છે એવા મેં ને નિરીક્ષ્યા છે ને અદભુત તો કવિ ભગવાનને પ્રાર્થના કરતા કે છે પ્રભુ સાંભળજો પાર્થ અને ભીષ્મ પિતા જૂટા બેઝમાં રાણ માં મહાભારતના યુદ્ધમાં પાર્થ અને ભીષ્મ પિતા જુટા બે જમરાણ તેદી દી ભૂલી ગયો ભગવાન સત ની જ વચન તું શામળા તું ભૂલનો છો તે પ્રતિજ્ઞા કરી તે હું હથિયાર નહીં લઉં પણ ભીષ્મ દાદાએ જયારે પાર્થ અર્જુનને ભારે પાડી દીધી ત્યારે તું વચન ભૂલી ગયો નહીં પ્રતિજ્ઞા ભૂલી ગયો નહીં કૂદકો મારી અને ખડેલા રથનું પૈડ્યું લઈને નીકળ્યો ભીષ્મની સામે ગયો ને શામળા બીજું સાંભળજો કે મામો હગો મારવો કેદી ને ઘટે કાન હગા મામા મારી નાખું ઘટે પણ એ લોકો કોણ શેનો મામો હગો मो हरवो के दिन घटे कानी भूली गो भगवान स भाणे जता संबंध शाम ठाकुर जी पदमणी राधा परहरी कूबजा वश थो कान पदमणी राधा परहरी कूबजा वश थूली गो भगवान हमजन बधी हामा હાચું ખોટું શું કેવાય શું હા એ બધું તું ભૂલી ગયો ને ભગવાન વારે વાય એમ જ સાચે જ તું મારા ગુના ભૂલી જા તો સાચે જ ભૂલકણો તને ભગવાન ગણો સાંભળા શ્રીજીના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ આપણે કંઈ એવા નથી જાણે અજાણે જન્મો જન્માંતરમાં કે આ જન્મના જે કંઈ થયા હોય પ્રભુ આજે આવી અમે કથા કરી આવી વાતો અમે સાંભળી અમે તો તમારા ચરણમાં આરજુ કરીએ છીએ અમારા બધા ગુના ભૂલી અને તમે અમને તમારા એકાંતિક ભક્તમાં અમને સમાવીને સેવામાં રાખજો સહજાનંદ સ્વામી મહારાજ